આપનો અખંડ આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ સાનિધ્ય અમને નિરંતર વર્તો અમને નિરંતર વર્તો હે દાદા ભગવાન હે દાદા ભગવાન આ ભક્તિ યોગ માં રહે આ ભક્તિ યોગ માં રહે હું પોતે અને હું પોતે નિશ્ચય નિર્ણયથી નિશ્ચય નિર્ણય થી કેવળ શુદ્ધાત્મા જ છું કેવળ શુદ્ધ આત્મા જ છું એ મારા શુદ્ધ અયોગમાં જ રહો એ આપો પરમ શક્તિ આપો મન વચન કાયા થી હું મન વચન કાયા થી શુદ્ધ આત્મા છું જુદો એવો શુદ્ધ આત્મા છું સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું કેવળ જ્ઞાન સ્વરૂપ છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું જય સચિદાનંદ જય સચિદાનંદ આમાં કેટલા પુણ્યશાળી છે ઝેરો છાપેલી ગોપીઓ મળે ગાઈ શકે શરૂ દાદા વખતે તો એક નોટબુકના કાગળમાં કવિ લખીને આવતો અને જે ખર્ચી કરી પાંચ દસ પાંચ જણા સાંભળતા હોય ઇજી લે આવી રીતના આપણા સત્સંગ થતા ક્યાંનું ક્યાં પહોંચ્યું પ્રદીપભાઈ And <laughs> पास जे कहीं पर हो तार जोड़े अने अपना उपयोग की जोड़ीए तो ज्ञापुरुष ने देवता रक्षण ये तो अपन बदाने अनुभव कि जो दिवस ने प्रसंग चालू थाए बधु बदलाई जाए छे, अंदर ने बहार बदेज एट दैवनी दादा कहता कि के खूब अँ हाजरी ने कृपा होने अब बदाधना रहे એટલે બધા દેવોની કૃપા વરસે છે એથી આ તમારું કામ થાય છે એવું દાદાએ ઘણીવાર આપણને કહ્યું છે અને આપણને અનુભવ પણ થાય છે તો એ જ્યારે આપણને બધું આટલું બધું પ્રાપ્ત છે ત્યારે આપણે એટલું જ વારે વારે નક્કી કરીએ છીએ કે આ બધી સાનુકૂળતાઓ દેવતા રક્ષણ કૃપાઓ વચ્ચે હું શુદ્ધાત્મ સ્વભાવે ચેતન સ્વભાવે સંપૂર્ણ વ્યક્ત થઈ જાઉં એવું મારું કામ કાઢી લઉં અને હું એવો થતો જાઉં તો એમની જે કલ્યાણ ભાવના એમાં આ મનવાણી કાયા કંઈક અંશે એમના આશય પ્રમાણે નિમિત્ત બની છૂટે એટલે આ જ્ઞાનલબ્ધિ પર્વે આપણા બધાની એ જ ભાવનાને પ્રાર્થનાને નક્કી કે અંદરથી એવો ઉગાડ થતો જાય દાદાએ ભગવાને એક જગ્યાએ કહ્યું કે જ્ઞાન એ જ પરમાત્મા છે જ્ઞાન એ જ પરમાત્મા છે વ્યક્તિની કસાની વાત નથી કરી પણ જ્ઞાન એ જ પરમાત્મા છે એવું કહ્યું એટલે જ્ઞાન જ્ઞાનના સાધનો જ્ઞાની એક નિમિત્ત છે અને મારું પોતાનું જ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન સ્વરૂપ એ જ આપણે માટેનું આરાધના નું કે ઉપયોગ જોડવાનું મુખ્ય કેન્દ્ર છે જય સચિન કોપી નથી એમને જાણીતું છે દુનિયામાં ભાત ભાતના લોકો હોય છે ઘણા આપણે જતા હોય તો કે આ દાદા ભગવાનવાળા પછી કોઈ કહેવા ચક્રમ નહીં બધા યક્રમવાળા બધા આમ બધા કોઈ દાઢમાંથી બોલે બધી રીતે બોલે દુનિયા છે ભાઈ ભાત ભાતના ટૂંડે તુંડે મતી ભિન્નના છે પણ આપણે એમની પરવા કર્યા વગર આપણે આપણા માર્ગે મંજિરે ચાલ્યા જઈએ છીએ અને જગત તો એવું જ છે એને બધું પોષાતું નથી એ કાં તો સારું લાગશે તો પૂજા કરશે અને બરાબર નહીં લાગે તો નિંદા કરશે બે સિવાય નથી વિકલ્પો જ નથી કઈ ઓ પટિતૃતિઓ પવિન કોણ છે પરિણામ પ્રવિનયો ગણ પરિણામી સભુ પ્રોગના સના ક શોખામ પાવીર પવિના get it અપમાન સવાલો આપણા જવાબ છે આપણા જવાબ છે માન અને અપમાન સવાલો માન અને અપમાન સવાલો बड़ा जवाब है जवाब गिर धारो सौ भंग करता धारो सो भंग करता चूकते ही साब छे चूकते ही साब जे। चूकते ही साब जे। તે સ્વંદન સોપે સ્વાનંદી શોકદારા અતે સ્પંદન સોપે સ્વાનંદી શોકદારા રાગ દ્વેષ અ જ્ઞાન રાગ દ્વેષો જ્ઞાન જાણે જગત વ્યાપાર જાણે જગત વ્યાપાર કરમવાડા કરવાડા કરમવા કરમવા जी भ्रांत करमो जाते चार जी भ्रांत करमो जाते चार ऊ कर कर्मो उदय कर्मा ऊ करो તો ખીજે યા તો ખીજે મા ભર માતા રેકર મવાડા આ મોકલ સમ્રાટો આવ્યા ને એ બધા રાજા બનવા માટે પોતાના બાપ ને મારીને ગાદી બેસી ગયા પણ આવી ખુદા બનવા માટે હથિયારો વાપરવાની જરૂર નથી ખુદા બનવા માટે કોઈ ખુદા બનવા માટે ક્યાં એ કરશે નાહી ગરુર ક્યાંય કરશે નાતે પોતાને ના છેતરે જાતે પોતાને ના છેતરે મોહબત वाले ईमानदार मोहब्बत वाले ईमानदार जाते पोता ने ना छेत्रे जाते पोता ने मोहब्बत वाले इनामदार मोहब्बत वाले ईमानदार झूमता ने झूम ताने झूम ता फाइलों ने काले फाइलों ने काले दादा भगवान वाला आ दादा भगवान वाला जाडा के जीना संयोगो जायोग आधीन छे पारका संयोग छे पारका पर आधीन छे पार्ति थी माने सगला दी भ्रांति थी माने सगला भ्रांति थी माने ला સામગ્રી હોય ને ત્યાં સુધી વાવા વા કેવું પડે પછી ખા નહી ઓળખતા નથી જાણે ભ્રાંતિ થી सगला के, माँ चला। के माँ चला। नी आसकती मा, मा। जरा पारो चढ़ी जाए हा हा घरनी नौकरी मफत तमने तो मड़ी से झाड़ू काटता जाए बोलता जाए ની મફતની નોકરાની મળી છે ને પગાર આપવું પડતું નથી <mutter marina> jai satyi danand wala jai satyi danand wala pardeshi tapalu pardeshi tapalu peshade namanna ma peshade namanna ma jai satyi danand wala jai satyi danand wala હેમો અભિપ્રાયો ને હેમો શંકા અભિપ્રાયો ને હમણાં છેલ્લા બે વર્ષ માં આ એક એક સબ્જેક્ટ ઉપર એક એક અક્રમ વિજ્ઞાન નીકળ્યા છે પંચામૃત પૈસા રાત્રુ પ્રેમલ પૌરુષ પૌરા પૂર્વા ચાંગ પંચમૃત પૌ પચાંગા પંચામૃત પૈસા રા પ્રેમલ પૌરુષ પૌરા પૂર્વા પૂર્વાયા ભગવાન છે છે સુજે સુજે બા ભગવા દિખાડિકા દિખાડિકા કરમ કરો પૂજા બધા બધી પ્રકારથી બોલતા હોય છે કોઈ દાઢ બોલે કોઈ વ્યંગમાં બોલે બોલે છે ને આપણે હેંભું હશે પાછું જતા હોય તો બોલે દાદા ભગવાને એવું કીધું कि अ तमने पास कर दीधा हमें ते तैयारी करने बाकी रही एट्लैले मोक्ष में बेसाड़ी दीदा है हमें पाया चणो एट कविराजे यूं तो कही दीद के नींदे या तो पूजे वखाणे या वखोड़े बेहू ना चौटाड़े पर आप तपास तो करी पड़े न कि मन चौटे थे अथवा हूँ चौंटी जाऊँ छू कि नहीं चौंटी जात आमा के महात्मा यूं कही सके कि परदेशी टपालू मन में ना पेसाड़े तक्रमवाला अँ तो कोई टेपरेकर्ड वगता हाथ म मशीन चालू थी जाए शूँ जा? थे मोडू आँकू थे हजी परीक्षा में बैठेला परीक्षा में फूल्ली पास थानू दादा शू कह डिस्टिंक्शन मार्क लै आओ एट काम थूले आक्रम अंक में दादा एक जगह वाक्य आयू के बदा अभिप्राय काढ़ी नाखो एट डिस्टिंक्शन साथ पुरुषार्थ अपना भाग में हजी शेष रहे आ तो ध्येय है मारूँ કે કોઈની ગમે એવી ટેપ રેકર્ડ વાગતી હોય પણ મારું જ્ઞાન હાજર રહે કે ટેપ રેકર્ડ છે એ બોલતો નથી ફાઇલ એકને કહે છે મને કહેતો નથી પણ મારું તો નથી રહેતું તમે બધા આશીર્વાદ આપજો અમને કે અમારું હાજર રહે અને તમે માગી લેજો દાદા પાસે એટલે આવી રીતે આખો આ યોગ છે હવે આજનો કાર્યક્રમ કહી દઉં ટૂંકમાં કે દાદાજી જ્યારે આવશે પધારશે ત્યારે ત્યાં મેઇન ગેટથી ફક્ત નિમંત્રકો एमन सामयू कर पालखी में ला बीजा बदाज महात्माओं ने महारा सहित जगह पर फाइल एक ने बेसाड़ी राखी ने जाली सामयू करने की छूट है फाइल एक ने उी करने छूट नहीं भाव की सामयू करते लगभग पौ बार बार आप पूरु कर कार्यक्रम तो आप दादाजी आपण्य है कि देहनी आ चौरियासी वर्ष अवस्थाएं આપણને પરમાત્મા મળે છે એમની દ્રષ્ટિ મળે છે એમની ભક્તિ મળે છે એમની હાજરી મળે છે મને પોતાને એકવાર બહુ વર્ષ પહેલાં ધક્કો વાગેલો છે અંદરથી સમજાયેલું છે નાનો આમથો પ્રસંગ હતો પાસ થઈને થોડી થોડી કમાણી શરૂ થયેલી ને નાનો નાનો સત્સંગ રાખેલો પચાસેક વ્યક્તિ ભેગી થયેલી અને સમય થયો ને દાદા હજી આવ્યા નહોતા બહાર કશું બોલ્યા નહોતા શૈલેષભાઈ પણ અંદર એમ થતું હતું દાદા આવશે દાદા આવી શકે? નહીં આવી શકે દાદાની તબિયત સારી નહીં હતી આગલા દિવસે છોટાઉદેપુર ગયેલા ઝાડા થયેલા છતાં દાદા આવ્યા એક વસ્તુ સમજો દાદા બધાના ભાવ વાંચે છે બહાર કે આપણે કહીએ કે મેં દાદાને કશું કહ્યું નથી પણ દાદા ભાવ વાંચે છે અને શક્ય એટલા બધાના ભાવ પૂરા કરતા હોય છે એટલે મારી મમ્મી અહીંયા હાજર છે મને વડે હું એમને ઘણીવાર કહું કે એવા ભાવ ના કરીશ કે દાદાને સંભાવથી નિકાલના યોગમાં આવવું પડે આપણા એટલે આ તો ખાલી વાત કરું છું પછી દાદા આવ્યા સત્સંગ કર્યો ગયા નીચે માધુબેનના રસોડામાં ચક્કર માર્યું કે આજે મારથી લેવાયું નથી પણ ફરી આવીશ પછી જ્યારે સામાયિકમાં બેઠો ત્યારે મને સ્ટ્રાઇક થયું કે આ મારાથી અવિનય થયો મારે શા માટે એવું હોવું ઘટે કે દાદા અહીં આવશે કે નહીં આવે આવી શકશે કે મારે તો મારો હતું નિમિત્ત તો દાદાની કૃપા તો જ્યાં હોય ત્યાંથી મારા પર વરસ્યા કરવાની હતી એટલે આ તો એક મને સૂક્ષ્મ પરમ વિનયની ભાષા સૂક્ષ્મ વિનયની ભાષા સમજાયેલી તે તમારા બધા જોડે સાચી ખોટી મે શેર કરી કે એટલે આપણે બધા જાગૃતિ એવી રાખીએ પ્રશ્નો પૂછનારાને પણ મારી નમ્ર વિનંતી કે આવા પ્રસંગે તે એમની સહજ આશીર્વચન નીકળે ના નીકળતું તો નિમિત્ત પૂરતું એકાદ મૂકવાનું હોય ચિઠ્ઠીઓ મોકળાય મોકલાઈ કરીએ પછી દાદાનો સંભાવથી નિકાલ કરે નિમંત્રકોનો કરે બધું કરે એટલે યોગ્ય લાગે તો કાળજી રાખજો બારેક વાગે આપણે આરતી કરી શકીએ તો સારું इस प्रमाण बदा ने ज विनती कि जेनामित्त में जे आए संकोचाई एवं रीते रहो संकोचाई रहू बहुत मोटा में मोटो विनय है दादाजी की हाजरी में चंद्रकत भाई कनु दादा खूणा में संकोच बेसता था, था। एटे तो आज आ स्थिति में है जय सच्चिदानंद <laughs> પદ સમજ અને સત્સંગ ભાગ 4 એક ફેબ્રુઆરી બે હજાર ચૌદ મુંબઈમાં જે ઉદઘાટન થયું એ જેને ના લીધી હોય તો ત્યાં કાઉન્ટર પરથી એની સબસિડાઈઝ કોસ્ટ આપી બહુ સરસ છે આમાં આખી આખા પદ છે ઉપરાંત કન્નુદાદા જે સમજાયું છે એક બે ત્રણ ચાર કવિરાજ અને દાદા સાથેનો સત્સંગ બહુ ખરેખર અદ્ભુત જોવા જેવો છે જેમની પાસે પણ ટેપ રેકોર્ડર હોય ઘરમાં વીસીડી હોય તો ચોક્કસ લઈ લેજો ખરેખર અદ્ભુત છે એની પાછળ બહુ મહેનત છે એક એક લાખ રૂપિયાનો ખર્ચો કરેલો છે એની પાછળ કાર્યક્રમો એનાઉન્સ કરવા માટે નિમેશ આનંદજીને આપું પછી કવિરા જય સચિનંદ મહાત્માઓ ખાસ 15 અને સોળ આવતા રવિ કીર્તન ભક્તિ સિંગોદ સંયમધામ બાવીસ અને 23 કીર્તન ભક્તિ કામરેજ મંદિર બોમ્બેવાળા મહાત્મા કમુબા તરફથી ખાસ આ ધ્યાનમાં રાખજો અને બાવીસ ત્રેવીસ જે યુથ કોન્ફરન્સ કામરેજ મંદિરે રિસર્ચ સેન્ટરમાં વિતરાક વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશન रिसर्च सेंटर में जे एस एस यूथ फोर्टी फाइव यी दरेक भाई बहनों आ कॉन्फरस बीसमीए बपोर पची स्टार्ट तेवीए बपोरे त्या पूर्णाहुतिड़े जोड़े, -जोड़े कीर्तन भक्ति त्यां महात्मा कमुबा तरफ थी ए पहला आता सन रवि कीर्तन भक्ति सींगोद खास पंदर तारीखे पदमावती माता पूजन પંદર માર્ચ પંદર માર્ચે પદ્માવી માતાનું પૂજન એના નિમંત્રક શૈલેષ આનંદજી એટલે ચંદનબા ફેમિલી ચંદનબા મહેતા પરિવાર ફેમિલી પુલિનાનંદજી આપપુત્રશ્રી પુલિનાનંદજી પરિવાર પુલિનાનંદજીના નિમિત્તે અને ત્રીજું દાદાજીના પરિવાર એટલે કે સોનલબેન બિપિનભાઈ પરિવાર તરફથી આ પંદર કંઈક ખાસ દાદાજીએ अमने आपता पुत्रों कीधे लोग सोनल बेन बिपिन भाई ने आम पंदर मार्च में मा, पद्मावती मा, पूजन में लाभ आपजो खास एक सीमंदर स्वामी केवड़ ज्ञान कल्याणकर एप्रिल सीमंदर स्वामी केवड़ ज्ञान कल्याणक रविवार आखा दिवस प्रोग्राम है सवार पूजा बप बपोर पशी सत्संग एट सांजे पूर्णुति करसु एम खास्तपुत्रश भरत आनंदी मिनेश आनंदी परिवार एम पिताश्रीना तिथि निमित्त एमने आ लाभ उठा सीमंदर स्वामी केवड़ ज्ञान कल्याण तेर एप्रिल रविवार जोड़े जोड़े आज प्रसंगना सहनिमंत्रक मुंबई दादरना महात्मा प्रीतिबेन सुनिल परिवार दादर मुंबईना महात्मा प्रीतिबेन सुनिल 13 एप्रिल रविवारर स्वामी केवड़ ज्ञान कल्याणक आखा दिवसना है एटले दरेक ने खास करवा आ जाण करने आ करूँ पद्माविमा पूजन में आप्तपुत्र श्री पुलीनान जी ने बे मिनिट बात करी है शैलेशनंद जी बे मिनिट हूँ पुलीनानंद जी ने विनंती करूँ छू कि आप बात बहु वक्त थी पदमावती माँ पूजन कह भावना તોડી ગોઠવણી બી કરી રાખી હતી સંગપતિને વાત બી કરી રાખી હતી વડોદરાના મોટો અને ત્યાં આગળ પછી આવી રીતના ખબર પડી કે ચંદન પણ આવી ભાવના થઈ છે અને દાદાજીને વાત કરી છે એટલે પછી ભેગા થઈ ગયા અમે લોકો કે આ વસ્તુ બહુ સારી છે અને આપણે પછી જોઈન્ટલી કરીએ તેમાં પછી મનરબા અને એ પણ જોઈન થયા છે અને જાણ મને ખબર પડી કે તારીખ પંદર માર્ચ રાખી છે એટલે મેં કીધું આ તો સારું થયું કારણ કે એ મારા મધરનું પહેલી પુણ્યતિથી બી સોળ તારીખે જ આવે છે એટલે મારા માતાજીના ફસ્ટ ડેથ એનિવર્સરી નિમિત્તે બી છે એટલે આપ સૌ જરૂરથી પધારજો અને પદ્માવતિમાનું મહત્ત્વ કાલે નિમેશ આનંદજીએ તો આપણને બહુ સારી રીતે સમજાવ્યું કે મોક્ષ માર્ગમાં ઉત્તમ સહાયક નિમિત્ત છે અને ખૂબ સારું આયોજન બી કર્યું છે એમને કે વધુમાં વધુ લોકો લાભ લઈ શકે એટલે આ પૂજનનો લાભ બધા લઈ શકે એવી નોર્મલી કેવું હોય આવું પૂજન અથવા યજ્ઞ કે જે કરે છે ત્યારે લિમિટેડ લોકો એની આજુબાજુ બેઠા હોય બાકી બધાએ બહાર બેસવાનું હોય અથવા બાજુમાં બેસવાનું હોય પણ દરેક મહાત્મા આનો લાભ લઈ શકે એવી રીતના આયોજન કર્યું છે નવસોથી હજાર જણ માટે એટલે ઉત્કૃષ્ટ સંયોગ છે માતાજીનું મારા મમ્મીનું એટલે પુણ્યતિથિ બી છે પદ્માવતી માતા સહાયક દેવીનું સરસ રીતે લાભ લઈ શકીએ છીએ એટલે ફરી એકવાર કાલે તો શૈલે શૈલેષ આનંદજીએ તો બધાને આમંત્રણ આપ્યું છતાં હું પણ આજે એમના તરફથી મારા તરફથી અને સૌ આપતો પુત્રો તરફથી આપ સૌને ખાસ લાભ લેવા વિનંતી કરું છું ભાવભીનું આમંત્રણ આપું છું જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ રિક્વેસ્ટ કરું તમને પદ્માતિમાના પૂજનમાં તમે લોકો નિમંત્રક છો સોનલબેન બિપિનભાઈ તમે ભૂલીના આનંદજી પણ અમારી વિનંતી સ્વીકારજો કે જે મહાત્માને થોડો થોડો લાભ લેવો છે મહાત્મા એ બરાબર છે હું ચંદન ઘસી નાખીશ પણ એક આ લાભ આપજો પણ મહાત્મા ભાવ પુરાય અને પૂજનનો લાભ લે મોટામાં લાભ છે અને પછી જોઈ લઈશું વાંધો ખાસ પંદર માર્ચ પછી હિન્દી ભાષી શિબિર ચોવીસથી અઠ્યાવીસ માર્ચ હિન્દી ભાષીઓ માટે ફક્ત હિન્દી ભાષીઓ માટે ચોવીસથી અઠ્યાવીસ માર્ચ શિબિર અહીંયા કેલનપુરી મુકામે છે અને સિમંદર સ્વામી કેવડ જ્ઞાન કલ્યાણક તેર એપ્રિલ રવિવાર પછી ચોવીસ એપ્રિલ સિમંદર સ્વામી જન્મકલ્યાણક મહાવિદય તીર્થધામ કામરેજ એના નિમંત્રક પણ સોનલબેન બિપિનભાઈ દાદાજી પરિવાર એમાં છે ચોવીસ એપ્રિલ કામરેજ મંદિરના સિમંદર સ્વામી જન્મકલ્યાંકના નિમંત્રક પણ સોનલબેન બિપિનભાઈ દાદાજી પૂરો પરિવાર એ નિમંત્રકમાં છે આ ખાસ ધ્યાનમાં રાખશો જય સચ્ચિદાનંદ પંદર તારીખનું પદ્માવતી પૂજન પત્યા પછી જે લોકો બહારગામથી આવવાના છે હોળી અને ધૂળેટીની રજા છે અને એમની વિનંતીઓ આવી છે એટલે સોળમી તારીખે આપણો એક દિવસનો આપ્તપુત્ર સાથે સ્વાધ્યાય સત્સંગ શિબિર રહેશે અહીંયા માટે એ પ્રમાણે પાછા જવાની ટિકિટ લેવી હોય તો છૂટ છે સોળમીની જવાની પદ્મા એક બીજી વાત કે પદ્માવિમાના પૂજનમાં જેને પૂજનમાં બેસવું હોય આખા હોલમાં આપણે પૂજન કરાવવાના છીએ જે સ્ટેજ ઉપર પૂજન થશે તેવું જ પૂજન હોલમાં પદ્માવિમાના ફોટાની ફરતે ત્રણ જણા બેસાડીને અમે અઢીસોથી બસો સિત્તેર ફોટા મૂકી અને સાડી આઠસો નવસો જણને લાભ આપી અપાવી શકીએ એ રીતનું આયોજન કર્યું છે જે સ્ટેજ ઉપર જે જે પૂજા થશે તે જ પૂજાની થશે એ પૂજામાં જેને લાભ લેવો હોય એ જતાં પહેલાં અત્યારે શામળભાઈ મહાત્મા રજીસ્ટ્રેશન કાઉન્ટર પર છે એમને નામ લખાવશો પરંતુ એમાં જે પૂજનમાં બેસશો ખાસ ચોખ્ખા કપડાં કોરા કપડાં ફક્ત ધોયેલા હોય ઇસ્ત્રી કરીને લાવ્યા એવું નથી તેમ છતાં જે વિધિકાર છે એમણે કહ્યું છે કે ભલે નીચે જે બેસશે જે રીતે ધોયેલા હશે પણ નવા કોરા કપડાં અને બહેનો માટે વિધિકારે ખાસ આગ્રહ અને વિનંતી કરી કે લાલ સાડીમાં આ પદ્માતિમાનું પૂજન થાય અને ભાઈઓમાં સફેદ વસ્ત્રોમાં પૂજન થાય એવી એમને ખાસ વિનંતી કરી છે એટલે આમાંથી જેને પણ લાભ લેવો હોય એ પહેલાં નામ અહીંયા રજીસ્ટ્રેશન પર લખાવજો એ સિવાય જેને પણ નામની કંઈ જરૂર હોય તો તરત સેન્ટરવાઈઝ અમે પંકજભાઈ બરોડામાં એ રીતે અમે બધે ગોઠવી દઈશું જેથી અમને વ્યવસ્થામાં ખ્યાલ આવે જય સચિદાનંદ જય સચિદાનંદ કવિરજ જીએ કહ્યું અને કવિરાજે પદ્માએ લખ્યું છે જેનું નિધિ ધ્યાસન કરે તેવો આત્મા થાય એટલે ભલે આજની મારી આ ફાઇલ એક થોડી કચરાવાળી નિકાલ નિકાલી માલવાળી હોય પણ નિધિ ધ્યાસન બધા જ મહાત્માઓના નિરંતર દાદાનું રહે છે અને ના રહેતું તો આપણે પાછું ગોઠવીએ એટલે નિધિ ધ્યાસનનું વિજ્ઞાન એટલું બધું ઊંચું છે કેવળ નિધિ ધ્યાસનથી શાસ્ત્રો એમ કહે છે કે શ્રેણીક મહારાજા બીજું કંઈ ન હતું કેવળ નિધિ ધ્યાસનથી મહાવીર સ્વામી જેવા તીર્થંકર પદને પામવાના છે કેવળ નિધિ ધ્યાસનથી આટલું મોટું વિજ્ઞાન છે એટલે ગુણ મનનન ચિંતન નિધિ ધ્યાસન અને સ્લીપ થવાના સંયોગે દાદાને તો સ્લીપ તો આ ફાઇલેકના જે જે અવસ્થાના ઉદય હોય ચારિત્રમ હોય બીજું હોય એમાં હું ભળું એમાં મારામાં ના રહું એટલે સ્લીપ થઈ જવાય એટલે દાદાને તો મારે કાયમ જોડે જ રાખવાના ને યાદ કરવું જોડેને જોડે જ રહેજો કે ભાઈ દાદા કહે હું તો તારી જોડે જ છું તું મોડું મારા તરફ રાખજે શું કહે છે બીજા તરફ રાખીશ નહીં હવે આ પદ્માવતી માના પૂજનની જે વાત કરી એમાં ખાસ એક સ્પષ્ટતા કરવાની કે બીજે બધે પૂજનમાં આપણને એવું હોય કે ભાઈ સજોડે બેસવાનું આમાં એવું જરૂર નથી માટે એકલા ભાઈ પણ આવી શકે છે એકલા બહેન પણ આવી શકે છે બે ના હોય અમારા જેવા બાવા પણ આવી શકે છે બધા આવી શકે છે માટે મુક્ત મનથી લાભ મુક્ત મનથી લાભ લેજો બધા એ ખાસ ફોડ પાડીએ છીએ અને હવે હું સુધીરભાઈ સાહેબને વિનંતી કરું કે વિમોચન વિધિ આપણે અત્યારે દાદા હાજર જ છે એમ કરીને કરીએ બાકીનું પછી દાદાની પ્રત્યક્ષ હાજરીમાં કરીશું એટલે આપણે સમયનું એવું બેલેન્સ આયોજન કરીએ કે જેથી કરીને સુંદર રીતે આપણને લાભ મળે સુધીરભાઈ સાહેબ આવો પધાર મહાત્માઓ આ ડિવિડી એક બે ત્રણ ચાર ખરેખર બહુ સરસ બની છે હં જીતુભાઈની અને સુરેશભાઈની સખત મહેનત છે આની પાછળ જેમની પાસે હોય ઘરમાં વીસીડી પ્લેયર લઈ લેજો બધા सुधीर भाई साहब सर बसो ये शुरू करें पहला पद्मावती पूजन में बसनारा दरेक ने मारी एक नम्र ने सूचना के एना माटे जे शुद्धिकरण मने मैनेमेशानंद जी ने कोई ने पूछी ने जाने ले जाजो जय सच्चिद જય સચ્ચિદાનંદ જય આજે પાંચ અજ્ઞા પરમાત્મનું સાતમા ભાગનું આપણે ઉદઘાટિત કરીએ છીએ છેલ્લા છ મહિનાથી સાત મહિનાથી એની તૈયારી ચાલતી હતી અને પહેલાં તો આપ જાણો છો એનો પ્રોસેસ કે સીડી હોય છે એના ઉપરથી સ્ક્રિપ્ટિંગ એટલે લખાતું હોય છે પછી એને વંચાતું હોય છે પછી પ્રેસમાં જાય છે પછી ત્રણ ચાર વખત વંચાય છે પછી એમાં જેસી પટેલ આવ્યા છે અહીંયા વધારો ઉપર અને હેતલબેન એક મિનિટ જલ્દી આવી જાઓ તમે આવશો બોલવાનું ચાલુ રહેશે જે પટેલ સાહેબ અને હેતલબેન આ બાબતમાં ઘણો જ પુરુષાર્થ કરે છે મહેનત કરે છે એક એક શબ્દ માટે મારામારી ચાલતી હોય છે છતાંય કંઈ પણ જગાએ દોષ થવાની શક્યતા હોય છે એ અમને એના બાબતમાં દરગુજર કરશો એ પછી રાધેશ્યામભાઈને વિષ્ણુભાઈ ઓફિસમાં બેસી સામ સામી મોટીથી સ્ક્રીપ્ટ રાખીને વાંચે છે અને વાંચતા ઘણી ફરી અમુક શબ્દ કટતા હોય અમુક જગ્યાએ કંઈક સ્મૂધનેસના હોય એ બધું પ્રોસેસ થાય છે એ પછી હવે પુસ્તકો આ બધા પાડે છે એટલે આ છતાંય આપણને કોઈ જગ્યાએ કંઈક ક્ષતિ અને દોષ દેખાય તો ધ્યાન દોરશો તો બીજી આવૃત્તિમાં આપણે એને व्यवस्थित कर फनज कर तीर्थंकर भगवान श्रीमुखे थी देश्यम जो वचन सिद्ध सूत्र निकली गयू त्रवण करता मुमुक्षों ने एक अलौकिक आनंद अनुभव है सूत्र है आनाएं धमवो ने आनाएं तप् એટલે કે આજના એ જ ધર્મ અને આજના એ જ તપ ચલો આપડે તમારે આવી જાવ પેહલા બરોબર છે સુધી પૂજન થઈ ગયું છે પણ અહીંયા આગળ હમ મહાત્માઓને અને બધાને સર્વને આ જેમ જેમ આપણે સત્સંગમાં આવીએ આવા પ્રસંગો ઉજવાય નિમંત્રકોના ભાવો હોય ભાવો પૂરા થાય આ બધું જ આપણને આપણા સત્સંગને સત્સંગના વ્યવહારો જે છે આજે જે ભેદ વિજ્ઞાન સ્વરૂપે છે દરેક વ્યવહાર કોઈ પણ પ્રકાર હોય દરેકને અંદરથી આપણને આપણી વૃત્તિઓમાં ઉદાસીનતા બક્ષે છે અને મુખ ઉપર ઉદાસીનતા નથી હોય શું કહો છો આપ પાઠક સાહેબ આનંદ વગર ઉદાસીન હોય ક્યાંથી આ વાત સમજવાની છે હમ એ સચ્ચિદાનંદ સ્વરૂપ આપણું હવે આપણે આગળ અત્યારે સુધીરભાઈ સાહેબ આપ કહો થયો છે એનો વિમોચન સકર સંઘપતિ શ્રી સુધી જય સચિદાનંદાશ્રી આ પુસ્તક કેવી રીતે પ્રગટ થાય છે અને એમાં કેવા પ્રોસેસ છે એ બધાનો હિસ્ટ્રી આપણા આવતા પહેલા સમજાવી દીધો જરૂર જરૂર હવે રિપીટ કરતો નથી આપણે આનું નામ આપ્યું છે હેડિંગ નિવેદનનું અપૂર્વ કરણરૂપ શિખર પાંચ આજ્ઞા અપૂર્વ કરણરૂપ શિખર પાંચ આજ્ઞા તીર્થંકર ભગવાનના શ્રીમુખેથી દેશના માધ્યમથી જે વચન સિદ્ધ સૂત્ર નીકળી ગયું તે શ્રવણ કરતા મુખશો અને એક અલૌકિક આનંદ અનુભવાય છે તે સૂત્ર છે આના એ અને આનાએ તપ એટલે કે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ તીર્થંકર ભગવાન અને પ્રગટ પ્રત્યક્ષ મિત્રા જ્ઞાની પુરુષ પાસેથી તેઓની જ્ઞાન દીક્ષા દ્વારા आज्ञा पमी ये मोक्ष मार्ग माटे प्रथम सोपान यृढ़ भाव भावना करवी के मारे परम विनय कई जा भाव केवलव केलवो जा जरूरी है तो जपूर्वकरण रूप शिखर उपर पहुँची शक ज्ञापुरुष द्वारा अभी आज्ञा प्राप्त थे पशी दृढ़ संकल्प थी मुमुक्षो ने बल मे शिखर पर पहुँचा पशी भेद ज्ञान अप्रमद भाव ने जागृत राखवाय जो त्या प्रमाद शुद्ध चैतन्य भाव की जरा दूर थी जाए तो ज परिणाम पम न पे पांच आज्ञा प्रतापे मनवी स्थूलती सूक्ष्मतर सुधी पहुंची सके પોતે કોણ છે આ શરીરમાં કોણ વસે છે કેવી રીતે તેનો વસવાટ છે એવી કઈ વાત જેનું બીજ મુકાયું છે જેના આધારે ઘાટ અને દશા ઘડાય છે માનવી અન્નની ચંદ્રકણાની જેમ બીજમાંથી પૂનમ સુધીની મુસાફરી કરી પૂર્ણતાને પામે પામે છે જ્ઞાનવિધિ વખતે દાદાના વચનબળ મારફતે આપણને પહેલું જ માર્ગદર્શન મળે છે કે આ એક પ્રયોગનો આરંભ છે આ પ્રયોગની એવી વિશેષતા છે કે મુમુખ છું જ્ઞાનીના વચનને સાંભળી અભિભૂત થઈ જાય છે मुमुक्षू पोतेज पोता सांभी फाइल नंबर एक ने अनुभवे आ प्रयोग प्रगट प्रत्यक्ष मु, प्रत्यक्ष मुक्त सजीवन पुरुषना निमित्ते मे तु खूबज अति महत्व है कोईपण युग में आ पांच आज्ञा परम अर्थ परम अर्थे सापड़ी नहीं ये अगियारू आश्चर्य तरीके लिखी शक आब है आ बाबत सोना लखाव जो एक् अद्भुत घटना आ काल में बनी गई है आतो में सौटू प्रदान पांच आज्ञा अत्यारुधी अपने आज्ञाधर्म पर डीवीडी तथा पुस्तक प्रकट कर मुमुक्षु आज्ञा अंगे की विशाड़ महती भेट मिली है आ एक ऐतिहासिक विक्रम है आटली बड़ी महिती कोई शास्त्रों में जायनी पड़ों अलौकिक और उत्तम है प्रगट ज्ञा द्वारा जो वचनवर सिद्धि द्वारा वेदनागनु विज्ञान पूर्ण प्रकाशमान हो ऊर्जा उत्पन्न थाय निमित्त उच्चतम भूमिका तरफ मु... ક્ષો આરોહણ પામે છે મન વચન કાયનું વિર્ય ફોરવીને અદ્ભુત પરાક્રમ અવસ્થા સર્જાય છે જ્ઞાનાગ્નિથી કર્મોની વિપુલ પ્રમાણમાં ક્ષય થઈ જાય છે આત્મા નિજ સ્વભાવમાં અપૂર્વ સચિત આનંદ અનુભવે છે અને પ્રશમનું પરમસુખ પ્રાપ્ત કરે છે આ આજ્ઞાધર્મ ભાગ સાત પુસ્તકને સંપૂર્ણ વાંચી તેની ભાષા શુદ્ધિ સચવાય અને એની એકસૂત્રતા જળવાય તે માટે સાક્ષર શ્રી રાધાભ્યામભાઈ શર્મા તથા કવિશ્રી વિષ્ણુભાઈ પાઠકનો જય સચ્ચિદાનંદ ઉપકાર માને છે એ સિવાય જે પટેલ સાહેબ હેતલબેન સુરેશભાઈ એમની ટીમ જીતુભાઈ એટલો બધો બધાએ આ લાગે છે પુસ્તક નાનું પણ એમાં એટલા બધા માણસોના નિમિત્તે શ્રમ ગો છે જેના લીધે પરિણામ સમયે આપણને આવા પુસ્તકો મળે છે જય સચિદાનંદ વિષ્ણુભાઈ એમનું વ્યવહાર થી આપડે કહીએ દસ મિનિટ જય સચીદાલ મોટું આશ્ચર્ય કય યુગની અંદર મોટા મોટું આશ્ચર્ય દાદા ભગવાનને એમની પરંપરામાં આપણી સમક્ષ બેરાઈ જ શ્રી કલુ દાદાજી અલ્પ સમય આપ્યો છે પણ એમની અંદર એક વસ્તુ હું કહી દઉં કે જ્ઞાની પુરુષનો મહિમા જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી એમનું સાચું અનુસરણ થઈ શકતું નથી એટલે જ્ઞાનની ત્રણ ભૂમિકાઓ મને અને ત્રણ દૃશ્યો મારી સામે આવે છે એક જનક રાજા અને અષ્ટાવક્ર એના મેલની અંદર જનક રાજાને આત્માનો બોધ કાપે છે બીજું દ્રશ્ય આવે છે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની ભૂમિની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપે છે અને ત્રીજું એ જ પ્રકારનું જ્ઞાન આત્માનું જ્ઞાન આપણને દાદા ભગવાન હોલમાં આપે છે એનો બહુ મહિમા છે એ અખંડ પરંપરા ચાલી રહી છે એટલે હું તો આપને સૌને એવી વિનંતી કરીશ કે હે જ્ઞાની પુરુષ હે દાદા ભગવાન તમે એકડો ને હું મીડું વારંવાર યાદ રાખજો એ એકડો છે અને આપણે મીડું છીએ જો આપણે અભિમાન કરીને એમની આગળ ચાલીએ તો રહીએ મીડાનું મીડું જ્ઞાની પુરુષનો મહિમા બહુ સમજવાનો છે કરોડો વર્ષો જાય છે ઘણા જન્મો વહી જાય છે આપણને તો આ એક બહુ જ લાભ મળ્યો છે ડાયવર્જન રોડ દાદા ભગવાન કહેતા હતા કે લાભ લઈ લેવો જો ગાડી ચૂકી જશો તો પછી કેટલા હજાર વર્ષો એ વારો આવશે માટે આપને સૌને મારી વિનંતી છે કે અત્યંત વિનમ્ર થઈ જઈ અને દાદા ભગવાને આપેલા જ્ઞાનની અંદર આત્મજ્ઞાનની અંદર તરબોળ થઈ જઈએ અને બીજું બધું વિસારી દઈએ કારણ કે બીજાની બધાની કોઈની કિંમત નથી આપણે તો દાદા ભગવાનને બધું સમર્પણ કરી દીધું દાદા ભગવાનને આપણે લૂંટી લીધા નામ નામીની માયા ભાવકર્મ દ્રવ્ય કર્મ આ બધું જ લઈ લીધું અને આપણે એમના ચરણમાં મસ્તક નમાવ્યું ત્યારે એમણે આપણે આજ્ઞા કરી કે હવે તમારે કશું કરવાનું નથી માતાના ખોળાની અંદર તો એક જ બાળક છૂ શકે પરંતુ દાદા ભગવાનનો ખોળો શું તો કે લિફ્ટ હજારો કરોડો માણસો એ લિફ્ટમાં સમય જાય એટલે દાદા ભગવાન કહે છે કે હાથ બહાર કાઢશો નહીં તોફાન કરશો નહીં શાંતિથી બેસો તમારે કશું કરવાનું નથી મેં બધું કરી દીધું છે પણ બિનમાં આવી જાઓ જય સચિદાન જય સચિદાનંદ પરમ પૂજ્ય કનુદાદા એ આજ્ઞાથી આ જે અમારો જ્ઞાન પ્રસારણનું અમારો જે સુધીરભાઈ સકલ સંપત્તિ સુધીરભાઈએ જે પ્રકલ્પની પ્રક્રિયા વર્ણવી અત્યારે આપણી પાસે જે સમય છે એ સમયનો સાર શું કે વિષ્ણુભાઈએ આપણને કહ્યું કે આપણે બધા મીણા છીએ અને એકડો દાદા ભગવાનનો તો ખરો જ પણ અત્યારે જેમનામાં એ સ્ફુરિત થયેલું છે અને કેટલા લેસર કિરણોથી જ્યાંથી ઉપરથી જાણે આવતું હોય એમ આપણને તો અત્યારે હાલ આપણી માટે એકડો સંપૂજ્ય કનુદાદા હવે આ પુસ્તક આપની સામે આવશે અને આ પાંચ આજ્ઞા પરમાર્થ ભાગ સાત એમાં જે છબી છે એ પૂજ્ય કનુદાદાની છબીમાં હૃદયસ્થ દાદા ભગવાન છે એટલે દાદા ભગવાનને માથે સિમંદર સ્વામી સિમંદર સ્વામી દાદા ભગવાનને માથે અને પૂજ્ય કનુ દાદા અને આપણા બધાને માથે દાદા ભગવાન હવે અહીં આગળ આ ખંડમાં આ સભા ખંડમાં પેસતા અહીં આગળ આ આજે અથવા કાલે અથવા પદ્માવતી માતાની પૂજા તમે કરવા અર્ચના એ વખતે જોજો એક ચિત્ર અત્યારે મેં જોયું મને અત્યારે બોલવાનું દાદાએ તો બોલતી બંધ કરી છે પણ મને સૂજે છે ત્યાં આગળ એક ચિત્ર છે એમાં બ્રહ્માંડ આકારનો એક વર્તુળ આકાર છે વર્તુળ આકાર એટલે હમણે પાઠક સાહેબે મેળું કહ્યું ને એ એમાં આપણે બધા સમય ગયા અને ત્યાં આગળ દાદા ભગવાન નીચે બેઠા છે દાદા ભગવાને માથે ટોપી પહેરી છે અમારી ઓફિસમાં અક્રમની ઓફિસમાં પૂજ્ય કનુ દાદા પણ એક ટોપી વાળો ફોટો છે ટોપી વાળા દાદાના હાથમાં કનુ દાદાના હાથમાં એક કંકુની એવી એના એક નાની પાત્ર છે દાદા ભગવાન નીચે છે કનુ દાદા ઉપરથી દાદા ભગવાનના લડાટ પ્રદેશ ઉપર કપાળ ઉપર એમના લડાટ પ્રદેશ ઉપર तिलक ब्रह्मांडी गया अने कनु दादा, आपने उपर, पासे, उपर से, दादा नीचे बैठा स्वरूप स्वरूप नरण से જે જ્ઞાન લેશ્યા છે એ કનુ દાદામાં પ્રસરિત થઈ અને ઉપર એટલે આ પ્રસંગમાં મારે કહેવાનું એ કે આ પરમાર્થ આપણો જે છે એ પૂજ્ય કનુ દાદાએ વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ આવી રીતે આગના ધર્મથી આપણને પ્રાપ્ત થાય તેવી રીતે ક્યારે પણ કોઈ પણ યુગમાં કોઈને પ્રાપ્ત નથી થઈ એ પ્રાપ્ત થવાને માટેનું આ આપણું માટું આ એક આખું મોટું સંકલન છે એક ઝાડ ઉપર બે પંખી બેઠા હોય તો એક ધડા કેટલા ધડા એક ધડાકાથી ઉડી જાય પણ એક વાર એક બંદૂક બહાર થાય એટલે ઉડી જાય પણ દસ બેઠા હોય તો થાય એટલે પેલા માણસે કહ્યું કે દસ બંદૂક ફોડી કે ના આપણે કશાઓ ઉડાડવા માટે વધારે બેઠા હોય તો વધારે ધડાકા ના કરવા પડે એમ આપણી આ જ્ઞાન વિધિ ચરણ વિધિ છે પણ દાદાશ્રી નું આજે જ્ઞાન લબ્ધી પર્વ છે અને એમાં અમે આપ દાદાશ્રી એવી કે કૃપા કરો અને અમારા ઉપર સૌના ઉપર આપનું ઐશ્વર્ય જય સચિદાનંદ તો હવે આપણે દાદાજીની દિવ્ય વાણીનો લાભ લઈએ સર્વ વતી દાદાજીને પ્રાર્થના કરું કે પૂરું કરી આ કવિરાજનું પદ છે જ્ઞાન પાંચ આજ્ઞામાં એક એવા જુસ્સા વાળું પદ છે કવિરાજ બહુ જુસ્સાવાળું પદ છે જ્ઞાન એક કવિરાજ ને તે વખત શું સૂર્ય સુરાતન પાંચ પાંચ જેવું છે કોપી નથી એમને જે આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા ફૂલ્લા મોક્ષ માલ ફુલ્લા ફોર મોક્ષ શિક્ષા શુકવા દે શિક્ષા તકે વિશ્વ બુદ્ધિ તકે વિશ્વ ધન પાચન પાર સૂક્ષ્મવાણી ના સૂક્ષ્મવાણી નાય થઈ જ પરાધન સો જ પરાધન સયોગી પુરાતા સોગી પુરાવા કરતા નૈમિત ભ્રમર રોહીન નૈમિત ભ્રમર રોહિ ધન પાંચ આગ્રામ પાંચ આગ્રામ ક્રમા્રમ ને બુદ્ધિ હની ક્રમા્રમ ને બુદ્ધિ હની જગ સત વાસન બીક્ષ રકમ તુબે જગત ખતા તુબે જગત ખતા પચ પાચનાથી મત સુધી જન્મથી લેમોત સુધી લેહ દેહ કર્મ પર જિયાત છોટ ખેચ રાગ દેશે છોટ ખેચ રાગ દેશે જગત ગામી ભાવો પા જગત ગામી ભાવો પાન પાછિયા ના ધન પાછા કહ્યું તેજ છોટું માણ કહ્યું તેજ છોટું મેં ગાળા फांसी वे गड़ा पड़े लफरा बहू बड़गी पड़े लफरा बहू सम विकल्प द्वीधा मा समिकल्प द्वीधा मा न મેસર પૂજ ગી અથડામણ પૂજ ગામ ઘાટ બદલે ઘડ ઘાટ બદલ ઘરા પાન પાછા તમર તો કોઈ નથી જ્ઞાન ભાષા જ્ઞાનીઓની ભાષામાં આત્મા પ્રતિષ્ઠિત આત્મા જીવે શાંતિ રત્ન સદા મા જ્ઞાન રસ્ના સદામાં જ્ઞાન પાંચ खोट बुद्धि वालू डापन बुद्धि वालू डे ज्ञान पांच जांच કણું કેમ ખારું છે એમ નઈ બોલવાનું રખા વગર ખાઈ લેવું રખા વગર ખાઈ લેવું આવી ઉજે ઉજ ભણામ આપણ હિસાબ છે આપણા હિસાબ છે આપણા ફોળામાં આપણા જ ફળામાંગર ખાઈ લેવું ઢકા વગર ખાઈ લેવું આવ્યું જે ભણામ આવી ઉજ ભણામ જ્ઞાન કરોરતી મોક્ષ માર્ગ ખુલિયો માર્ગ ખુલિયો આશિષતી મહો આશિષતી જે વિશ્વ ભૂલિંગ ભા ત્યાગ પચ ુટેરાય કુટે સિદ્ધ આત્મરમણા સિદ્ધ આત્મરમણા એ જ તપને ધરમ આજ્ઞા એ જ તપને ધરમ વર્ષે મોક્ષ આજ્ઞામાં વર્ષે મોક્ષ આજ્ઞા માણો निकाली दुकान वे दादा ज्ञान दादा दान मेन पांच आना ज्ञान पांच आना गुण जुदा प्रकृति न गुण जुदा ગુણ આત્માના ધર્મ હાર ધર્મ ધ્યાન ધ્યાર ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન સમજ મા શુક્લ જ્ઞાન સમજ મા ધ્વન પાચાન પાચરા માં શુદ્ધ ચિત્ત થતા સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા દ્રષ્ટિ દ્રષ્ટિ ઉપયોગ અવસ્તુને જ્ઞાને જરે છે જાણે મુક્તા થ ગ્ઞાન સ્વરૂપ યથારથ જ્ઞાન સ્વરૂપ ગામ આત્મા મુક્ત આત્મા ગાન પાંચ આગ્ઞા મા જ્ઞાન પાંચ આગ્ઞા મા ગ પાંચ આગ્ઞા મા ગ પાંચ આજ્ઞા માન જ્ઞાન પાંચ આગ્ઞા કવિરાજ ભગવાન સ્વરૂપે આ વ્યવહાર અને નિશ્ચય રિલેટિવ અને રિય એવી સરસ ભાષામાં સુંદર ભાષામાં સરળ રીતે સમજાવતા એ દ્રષ્ટાંત હતું ભારડ પક્ષી ભારુંડ કે શું કે છે ભારુંડ ભાર ભાર પક્ષી એનું હોય છે એક મુખ્ય હોય છે પછી બીજું મુખ્ય મુખ હોય છે બીજું મુખ રિલેટિવ છે આ મુખ્ય મુખ રિયલ છે એટલે રિયલ મુખ ડહાયું છે પણ પેલું રિલેટિવ મુખ જરા ચંચળ છે બહુ સુંદર રસ્તા સમજાવે છે શું અને બંનેને આપણું જઠર એક જ છે પાછું એટલે ભૂખ લાગે તેની ફિલિંગ બંનેને થાય છે પણ ડાયું છે એને એ જાણે છે કે આ ભૂખ લાગે છે તે મને નથી લાગતી એનામાં એટલી ક્ષમતા છે અને ક્ષમી શકે છે અને પેલાને સેન્સિટિવ થાય છે ડહાયું સમજે છે કે આ મારા હિતનું છે કે મારા અહિતનું આ કોઈ પણ ફળ આવશે ગમે તે આવશે બહુ સારું સમજે પણ સેન્સિટિવ છે એટલે રૂપારું મીઠું સરસ દેખાય છે અને ખાવા જાય છે તો ડાયું એને સમજાવે છે કે ભાઈ ના ખાઈશ આ જશે તો આપણા બેહુની મોતું મરી જશે કે તું નાખશ રવાથી ધીરજ રાખ જ રાગ ધીરજ રાખ હમ ધીરજ રાગ એક દ્રષ્ટાંત છે આ એક જાત જાતના દ્રષ્ટાંતથી સમજાવતા પુનિકિણી સરોવર છે કમર છે કમર રાજા છે ચારે બાજુથી બધા એકબીજાથી બધા આવે છે અને હું તો આમ હોશિયા રામ છું તેમ છું બધું બહુ જાણું છું આ તે એ કમળ લેવા જાય છે ને બધા ત્યાં ખપી જાય છે બધા અને આ એક ડાયા પુરુષ જોયા કરે છે સરોવરને નાખે તો આની પાછળ રહસ્ય જુદું છે કઈક જુદું છે એટલે એ સાદ પાડે છે આ આપણું અક્રમ વિજ્ઞાન છે આ દાદા દાદાનું આ કાળમાં આપણને મળ્યું છે અપવાદ સ્વરૂપે અપવાદ સ્વરૂપે જે બને નહીં ક્યારે પણ ના બની શકે અશક્ય છે અશક્ય અને આ કરતા પુરુષ આપણને સમજાવી દેઓ કરતા પુરુષ જેના માટે આખું વેદાંત આજના જો કહેવાતું આપણું વાસ્તુશાસ્ત્રો અને વ્યવહાર આખો બધો જ એ કરતા પુરુષને એને ઢુંડવા માટે તો શું માથાકૂટો કરી રહ્યા છે કરતા પુરુષ કે છે એટલે એમાં શબ્દ વાપરે છે કરતા પુરુષ તો એમાં આ વ્યવસ્થિત શક્તિ કરતા છે શક્તિ અને શક્તિ એ વ્યક્તિ નથી અને વ્યક્તિને જાણું છું એ બહુ ભાર વધી ગયેલો છે એમાંથી અહીંયા આગળ પ્રશ્ન કર્યો કવિરાજ આ હરબલ પટેલે હર્ષલ પટેલે આપણો પેલો છ ફૂટ ઊંચો છે ને હું તો ઊભો થઈ જા સિક્સ ફૂટર છે ને સિક્સ ફૂટર કોઈ ખબર નથી મેણકારી આજે અવતારો ને અવતારો થી આજ અમજ મથામણ માં પડેલા જાણ જાણ જાણ કરવામાં એટલે પછી જાણે છે એ તો ભંડારીયા પૂરી જાય કે નહીં નિરાંત ભંડારીયામ પૂરી જાય પછી આપણે જવાની મજા આવે ને બધી કહે છે જાણ જાણ કરે સમજ એટલે એમને આ ગમી ગયું આ ખોરી કાઢ્યું બહુ ખોરી કાઢે છે મેં કુછ નહીં જાતા એ સબસે જ્ઞાન હે અને વ્યવહારમાં પણ આપણે જોઈશું કે આપણે ઘણા બુજવાનો પ્રશ્નો બધું આવે વ્યવસ્થા પરિસ્થિતિ આપણે પ્રયત્નો કરતા આમ થતું હોય તેમ ત્યારે તમે કહેતા હતા આમ જ હા પણ આપનું શું કેવું છે આમાં તો હું નથી જાણતો કશું આવું બોલશે ને અને જો એ દિલ સાથે હશે તો એને સામે જોશો તમે એ લઘુતરા તમને જરૂર દેખાશે જોજો બધું ફેર છે શબ્દોમાં બધા ગણા એ ધીમે ધીમે આવે છે એકદમ નથી આવતું આ હમ હું ખરેખર નથી જાણતો ભાઈ કઈ નથી જાણતો શું વાત કરો તમે અહીંયા હતા આ બધું બધું જ જાણે નથી જાણ સાચું કઉ નથી જાણતો મને મને સમજ પડશે તો કહીશ તને કે વાંધો નહીં અત્યારે જાણતો હું કરશું તો એ મેં કુછ નહીં જાણતા એ સબસે બધા જ્ઞાન હૈ કે આપણો જાણવાનો સ્વભાવ છે એ આનાથી રક્ષિત થઈ જાય છે એનું રક્ષણ થાય છે એની આજુબાજુ બહુ સુંદર કિલ્લો રચાય છે કે આપણો જાણવાનો સ્વભાવ અકબંદરે ભંડારીના પૂરાઈ જાય અને આપણો ક્યારે પણ એનો લાભ મળે આપણને સમજો બોલે હા હું હર્ષલ છું તે વ્યવહારમાં તને બધું ઘણું બધું આવશે ધંધા પાણી બધામાં આવશે જાણકારીનો આ બધું એ લફરા કોઈ લાગી ના જાય બહુ તને એનાથી તને મુક્ત રખાવશે અને અંદરથી રહેવાનું હા પણ બોલવાનું નહીં મોડેથી તમે ભાઈઓ પૂછવાને એકબીજાને કહો તો તમારો બ્રિજ પૂછે એટલે હર્ષલ આનું શું છે આમ છે તો કે મને એવું લાગે છે કે આમ આમ થયા ખરે ખરું પણ હર્ષલ પણ તું તો બધું આનું બહુ સારું જાણે કે બ્રિશભાઈ સાચું કહું હું કંઈ જાણતો તો નથી આવું કહું તો ફાવેક નાને એનો પેલો મોટો ભયસ પાછો સમજી ગયો હતો બહુ સારું રાખશે બહુ સારું ઘરમાં આપણે બે ભાઈઓ છે ફેમિલી છે તમારું બંનેને અરસપરસતાએ સમજે કરીને સમજીને આ આપણા વ્યવહારમાં વણાઈ જાય તો બહુ સારી વાત છે ઘણી વખત શું છે તો વ્યવહારની વાત પણ બહુ જરૂરી છે આ એટલે આપણી બે દ્રષ્ટિઓ બધી સરખી રહી શકે ચાલો જય સચિદાન આપણે એને સરવા દઈએ છીએ સમય ને સરવા દો સાહેબ થોડો ભરત કોણ બોલું પપ્પા માટે રાખીશ કે તારા માટે એવું ચાલ્યા કરે છે કટપુત્રીઓ રજા આવે છે ને સરવાજો ક્ષણે ક્ષણ જિલ્વાજો સમયને સરવાજો ષણ જી ભોગ હવે અગરમ બલરમ ભૂલવાના બદિ બદિ સુનક ભૂલવાના નેજવા દોડે પડવા દો છબ છબિયા નતી તલવા કઈ ધન જગતાપણા તપવાજો સપનો ગરવાિતપણા તપવાિતપણા તપવાયો સપનો ગણવાયો ટ તું છે જળ ગણ છું બે આંખો ને જ બોલવા દો હોઠ બંધ રાખો ના ભુગવાયોજવાયો પ્રાર્થના ભગવારો પ્રાર્થના ભુગવાયો નથી તર પર્યા કરો સમય ને સરવા દ કવિરા આપણે ત્રી તપણા તપવાદીઓ લખો છો શું છે તો છતાં આપણને ખ્યાલ નથી જરાય ખ્યાલ નથી હમ કે છપ છપી માંથી હજુ નીકળવાનું બહુ એમાં ભાલ એટલું થઈ ગયેલું છે ને હે કે આપણે તરી દાદા એ તારી દીધા છે છતાં હજુ છપ છી આવી કરી છપ છો પગ નીચે અડી ગયો પેસિફિક મહાસાગર પગ અડ્યો એટલે થઈ રહ્યું નહી તો નાની શું કે છે નાના ભાષણ હે પાણીમાં તરી જઈએ નઈ બુડી જઈએ કે ધરતી પર રાખીને આજે વિતરાકતાનું તો શિખર આપણને પ્રાપ્ત થયું છે શુદ્ધાત્મા પદ શુદ્ધાત્મા પદ તો શિખર અને તે પણ સિદ્ધ સ્વભાવ થી પાછું કેવું સિદ્ધ સ્વભાવ બધું કહીએ ખરા પણ એ સમજ શબ્દ સમજ નથી પડતી શું કરીએ આવે ભગવાને આજ્ઞા ધર્મમાં આ વ્યવસ્થિત શક્તિ કરતા છે અને આપણે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે આપણને તે શુદ્ધાત્મા પદે કરીને શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને આપણે નિર્ણ નિશ્ચયથી અકરતા છીએ પરંતુ ક્યાં સુધી શરીર છે કેટલા વખત થઈ કેટલો વખત નીકળી ગયો છે આજે આપણને સ્વાદ આવ્યો અનુભવ આવ્યો બધું થયું છે આપણને એમાં આખો વ્યવહાર કાળ પરંતુ આગળ આપણને પોતાનું વાલુ બધું હતું મન વચન કયાનું બધી રીતનું એમાં હજુ એ કારને પકડી રાખવાનું હજુ કઈ ને કઈ સ્વરૂપે છે દાદાએ એક બહુ સુંદર ચેતવણી આપેલી છે કે જોજો મહાત્મા હો અંદર એવું ના રાખતા ગયા મારે માથે દાદા છે કે છે એવું એ કહેશો નહીં અમે તમને નથી શીખવાડ્યું મારે માથે દાદા ના બોલશો શું નહી તો સ્વચ્છ માથું ચકવાનો અવકાશ મળી જશે કોઈ દિવસમાં બધી જ રીતે એટલે સમય ને સરવા દો આ મન વચન કાયા જે વ્યવહાર કાળ સંલગ્ન છે વ્યવસ્થિત શક્તિ એ સમયને આધીન આખી કામ કરે છે ત્યાં આગળ આ ક્રમબદ્ધ પર્યાય આયોગ એટલે ક્યારે પણ નિશ્ચય પ્રાપ્ત થયા પછી અને ત્યાર પછી જ બાકીનો વ્યવહાર રહ્યો તે જ વ્યવહાર છે બાકી તો લોકવ્યવહાર તો છે જ ને લોકવ્યવહાર તો છે જ ને અને લોકસંજ્ઞા પણ છે એ તો રહેવાની અને વ્યવહાર કોને કહીશું આપણે કે એ હંમેશાનો હતો આજે છે જ અને એ અનાદિ રહેવાનો જ છે નહી તો વ્યવહાર વ્યવહાર નહીં કહેવાય પણ એ ભગવાનની ભાષાનો વ્યવહાર આપણે સમજવો પડશે દાદા ભગવાનના અક્રમ ભાષામાં જે વિતરાગોનો વ્યવહાર છે ખુલ્લો કર્યો એમ નથી વ્યવહાર પ્રાપ્ત પાછી બાકી રહ્યું તે વ્યવહાર શું હું છું બોલો હવે બાકી બધું રહ્યું વ્યવહાર શું કે છે તું હું છું હવે ગયો એવું જ ને વ્યવહાર તો પછી વ્યવહાર ખાબોચ્યા છે કઈ કે વધારે બહુ મોટું છે એમાં પણ આ વાણી એ બોલે એટલે એ બોલે એટલે આપણે સાંભળીયે અને પાછું એનો પડઘોય પડે મશીનથી મશીન થી બોલે એટલે પછી એને સંભરાય પાછું હવે આ વોકલ કોડ છે બાજુ છે બોલવાનું બંધ કેમ કરી થઈ જાય છે તો કે બંધ થઈ ગયો ના છે અંદર અને અંતર બધા સૂક્ષ્મ સ્તરો કહે બધા નીચેના અંતર જુઓ ત્યાં અહીંયા અગર આજનું બહાર નીકળી મનુષ્યને આજના કાળમાં બધી રીતે બાહ્ય સુખો મળી રહે એ રીતે આટલા બધા સાધનો બધું શોધાયું બધું જ થયું મેડિકલ સાયન્સમાં બહુ આટલી બધી પ્રગતિ કરી છતાં એ કેટલી મર્યાદા કરે ત્યાં કરે પછી આગળ શું તે આ વિજ્ઞાન કામ કરે સક્રમ વિજ્ઞાન જુઓ છે તો અંતર કેટલી છે કે પિરામિડ હોય તો ઉપરનો આઠમો ભાગ એટલી જ હોય અને પેલી બહારની ભાષા વધારે હોય વાત સાચી કે નહીં ઊંધું પણ દાદા આપણને આ ઊંધાજી સમયમાં ઊંધું બધું આપ્યું છે શું કરીએ અવરું કરવા માટે આપ્યું છે ખરી ભાષા જ અંદરની છે ખરી ભાષા જ અંદરની છે બહાર આપણે વ્યવહારમાં બોલાય છે બહુ નાનકડી છે એમાં જો આવું થાય છે બોલવાનું બંધ થઈ જાય છે કેન્સર કંઈ થયું હોય ત્યારે છતાં અને અમે આ ના પપ્પાજી આવ્યા હતા પ્રાણદાર પીડી શાહ ને ત્યાં સાંતાકુજ ત્યારે એમને આ આ રીતે વાત કરતા હતા કે દાદા આ આ કઈ આ છોકરી છોકરાઓની વાત કરો છો બધી તો આવું તો અમારા વિતરાગમાં તો આવું ના હોય વિવાહ ના કરીએ વિવાહમાં તો કે ભગવાન દાદા કે છે કે ભગવાન ને સિફારસ ની વાત નથી અમાવતી પરંતુ એમની ભલામણ ભગવાનને કરવાની ગમે છે એ ભલામણ તો એવો યોગ આવે બધું હોય તો એ તો બધું હોય છે બધે જ હોય આ વ્યવહાર આખા આત્માની ને બ્રહ્મની ભાષામાં જે દાદાએ ખુલ્લો કર્યો છે આખો બધો એમાં આ સમય બહુ મુખ્ય છે કાળ મુખ્ય છે આપણું કાળ ને કાળ તો આમે આખા જગતમાં બધા ધર્મોમાં કાળ માટે ઘણું કહેવાયું છે સર્વસંમત બળવાના તેમ એ કાર છે એટલે આપણે કાળથી મુક્ત થયા છીએ કાળથી મુક્ત થયા છીએ એટલા માટે આ વ્યવસ્થિત શક્તિ એ કરતા છે એ જેમ જેમ આપણી સમજણમાં આવતું જતું જશે તેમ તેમ વ્યવહારમાં મન વચનકા જોડે સંલગ્ન કાર છે એ કાળ સહેજે રીતે સરતો જતો જશે જોજો સરતો જતો જશે અને આપણને જીવવાનું લાગશે આહા આ જીવન જીવ માણવા જેવું લાગે છે જીવવા જેવું ને માણવા જેવું એમ શું અને દાદાએ કહ્યું છે કે જીવન તો માણવાનું છે પણ એનો અનુભવ નથી કરવાનો મહેરબાની કરજો અનુભવ કરવા ગયા એવા ફસી જશો અનુભવ નથી કરવાનો માણવાનું છે જીવન આ અદભુત વાતો કરી છે દાદાએ વ્યવહારને વ્યવહાર સ્વરૂપે સમજાવવા માટે એટલે હવે અમારે મન વચન કાયાના ઉદયકર્મો ગમે તેવા અગડમ બગડમ વાળા આવે અને આપણને લાગે કે આ ડૂબાડી રહ્યા છે અને આપણે તો ડૂબતા ના હાઈએ આપણે તો નિરાતે બધાને જોડે થઈએ તો પણ અગડમ બગડમ ઉલટ સુલટ બોલવાના એટલે આપણને હવરા થયા પાછા ઊંધા અવરા કરી નાખે એવી અવસ્થાઓ આવે હવરા થયા તો અવરી એટલે અમે કહીએ છીએ કવિરાજ કે આ સમયના લગભગ આવા સમયમાં ફેબ્રુઆરીમાં ઓગણી ઓગણીસો દાદાએ અમને ભર સાગરમાંથી ઊંચકી લીધા અને એક પાંચ પંદર મિનિટની પણ દા કેવા કેવી રીતે ચાલતું અને બાર વ્યવહાર બધા માટે અંબાલાલ ભાઈ હતું એટલે કારણ કે અમારા બાપુજી પિતાજી ખરા ને એમ નથી તો ત્યાર પછી જે શું થયું ખબર નહીં પડી પણ આખો દિવસ ગયો આ તો સવારમાં બનેલું લગભગ પછી ગયા ઠંડક વળી છે તારે શું આ અંબા કાકા કેતા આ કે અને અમને કહ્યું કે ખોલો કબાટ અમારા પિતાજી ને શ્રીમદજીની ભક્તિ પહેલેથી ખરી આમ ભક્તિભાવ વધારે ભક્તિમાં વધારે તો કબાટ ખોલ્યું શ્રીમદરાગવાન પાર્શ્વનાથ ભગવાન પુસ્તકો હોય તો કબાટ ખોલવું રસિક ગયા કે છે કબાટ ખોલો કે છે કબાટ મારી પાક ફૂલાયું મને ખબર નઈ શું કરાવે છે બેસું કૃપાદય ને પગ લાગવું કૃપા દેવ લગાયા જોવાલા કાકા શુદ્ધ સવારે ઉઠી નહી ધોઈ ને તરત જ ઉપર ગયા કુ ભાઈ ચરણમાં જ પડી ગયા સીધા જ શું હવે એમને આપણી શું તાકાત હતી શક્તિ શું હતી શું હા પાંચ દસ પંદર મિનિટ હા ઉઠો કે બહુ સુખ પડ્યું દાદા બહુ સારી નિંદ્રા આવી એટલે પછી તમને ખબર છે ને મેં તમને પાંચ સમજાયા છે વાક્યો કે શું દાદા કયા પછી આવું સમજાવ પછી મેં કુકાલ તે દિવસે ઊંધી દ્રષ્ટિ છઠ્ઠી થઈ અને છતી થઈ અને સવારના પર માં આ એનું ફૂટી વસ્તુ ત્યાર પછી ઓગણીસો તે પચાસ વર્ષ ગયા એકાવાનું વરસ બેઠું છે એમાં અવસ્થાઓ એટલી બધી આવી છે કવિરાજ જે અમારા પરિચયમાં છે તો જાણતા હશે પોતાની રીતે પણ જે મૂળ અમારી રીતે હતું એ કોઈને ખબર પડે એમાં દાદા જાણે બધું દાદા જાણે રસિકભાઈને ખબર પડી ગઈ છે આવી બધી ખબર પડી ગઈ છે હમ ત્યાં સુરેશભાઈ મારી જોડે પરિચયમાં આટલા જે દસ બાર વર્ષ જે હશે તે ત્યારથી એમને બહુ આનંદ દાદાને મળ્યા છેલ્લે રસિક ભાઈ એમના નિમિત્તે અવસ્થાઓ આવી એ બધી અવસ્થાઓ આપણને અગડમ ડગડમ આ બધું કરાવે ઉલટ સુલટ કરાવે બધું જ કરાવે પરંતુ જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે એને સીઝવા ના દેવી બધી અવસ્થાઓ એમાં શરૂઆતમાં તો એટલી ઠંડક કરી છે અને બાર બાર વરસ ચૌદ ચૌદ વરસ એટલું ચાલે કહ્યું શરૂઆત એક બે વર્ષ ત્રણ ચો તો એમાં ગયા ને કે પેલા મંદરબા ગભરાઈ ગયેલા બહુ આ પાછું તો અમારો વાત તો એમને પપ્પાજી આગળ પહોંચી ગયેલી કા સાધું થઈ જશે શું કે પપ્પાજી હે તો છે ને પરંતુ એને આ સૌરી દ્રષ્ટિથી એ એવી શક્તિ ના હોય એને તે ઊંધી પાછી કરી શકે જો આપણે આ જ્ઞાધર્મથી ચરિત ના થઈએ તો જરા પણ નહીં સૌરી સૌરી જ હોય પાછી સૌરી આવી જ જાય તો અને સ્વરૂપને સીજવાનો બધો પ્રોસેસ ચાલુ થઈ જાય અને પળે પળે આપણી આત્માની અનંત શક્તિઓ બધી ખુલ્લી થતી જતી જાય ધીમે ધીમે થાય બધી જ્ઞાન સ્વભાવ ખીલે પ્રજ્ઞાશક્તિ ખીલે બધી જાગૃતિ વધે બધું છે કાયો મીણ ટકડો એ બધું સમજાયું કૃપા શબ્દો ઘણા બધા કયા છે તે જ ઈંધણ બે શ્વાસો અને કાયા મીણનો ટુકડો છે અને જલે છે કેવી રીતે તો કે ધમણથી હમ સો હમ સો હમ સો હમ એટલે શ્વાસ લે સો કાઢ્યો બધે જ છે આ તો ધીસ ઇઝ દેટ શું તથ પરંતુ આ આવી રીતે છે તેમાં પણપણા તપવા દિવસે તે વખતે તપની વાત હતી નહીં કવિરા પણ તપ શું છે તે બહુ સુંદર બહાર આવ્યું માય ભગવાનની એમની દેશનામાં જે હતું તે બહાર આવ્યું જે ગણતરોને સંજ્ઞા ભાષામાં જતું અને ગણતરો સંજ્ઞા ભાષામાં હતા અને જે જે કઈ શ્રાવક શ્રાવિકાઓ હતી અમુક એમને મળ્યું તપ પણ એ તપ કોઈ પોતે પોતાની રીતે તપમાં રહ્યું છે એવું નથી બન્યું એ ભગવાન ને હાજરી એ બની જો હાજરી હોય નહીં ને બની શકત નહીં બની ના બની શકે હમ ગોશાલક આવ્યા ત્યારે તપ જ થવાનું હતું અને ભગવાને ચેતવ્યા હતા કે જો આવી રહ્યો છે ઉશ્કેરા રક્ષા નહીં કાઢશો નહીં પણ કાઢવા ગયા તેમાં તો બે બરીને પ્રશ્નો થઈ ગયા એવું થઈ ગયું સાધુ બોલો એટલે હાજરી ખૂબ કામ કરે છે હાજરી અને ભગવાન વિતરાક પ્રયોગી વિતરાક પ્રયોગી અને આ તો કેવળ જ્ઞાન પછી બન્યું છે ને ત્યાર પછી પ્રસંગ છે બહુ અદભુત પ્રસંગ છે આપણે સમજવા જેવો ત્યારે એમની આખી અદભુત એ પરમ સુખ પોતાના એની આખી શીત લેશિયા શીત લેશિયા અને પછી એમ જ ચાલી જાય છે પણ આવી પૂતગલ છે અને પૂતગલમાં આવી વિભાવિક શક્તિ પડી છે એનું કામ કર્યા વગર ના રહે એટલા માટે આપણે આજ્ઞા ધર્મમાં આપણે એટલા બધા રક્ષાયેલા છીએ સારી રીતે એટલે કંઈ અઘરી નથી પણ આપણે એ પણ નિશ્ચય નિર્ણય નિશ્ચિત હોવો જોઈએ કે કનુભાઈ તું હવે આજ્ઞાધીન શું તારું જે થાય એમાં કોઈના પર ઉપકાર નહીં કરારો તારા પર જ ઉપકાર થશે આમ તો બધા બાર બહુ ખોરવા ગયા આપણને આશરો ખોરવા ગયા હું ખોરવા ગયા બધું ખોરવા ગયા સમજાયું ને તારે આ વિતરાગ અદભુત ગૌતમ સ્વામી સ્વામીના બધા વિવાદો સંવાદો રાષાના ત્યારે ગૌતમ સ્વામી હોય ને પેલા તો ઉપર રહીને કે ગૌતમ આવ બહુ સરસ છે એક વામો શાહ કરીને તા રાજકોટના બહુ જૂના આજથી સવાસો વર્ષ પહેલાના અને ઇંગ્લિશ બહુ જ એમનું પાવરફુલ આગુ બાજુ ચાલી ગયું બહુ સુંદર પુસ્તક હતું એક હાર્ડલી પાંચ પંદર વીસ પાનાનું હશે મહાવીર એ ગૌતમ સ્વામી અને મહાવીર ભગવાન વચ્ચેનું છે શું કે છે મે આટલો સ્વાદ અપાયો છે આવો તું આવે આમ કેમ કરે છે તેવું આપણો આજ્ઞા ધર્મમાં કે છે દાદા ભગવાન કહે છે કે હું તમારામાં બેસી ગયો છું તમારી જોડે છું તમારા સ્વરૂપ હું થઈ ગયો છું આ કેટલી કરુણા કરુણા કેટલી એ જ આપણને આજ્ઞા આપ્યો છે એટલે આપણે જ આપણા ધર્મમાં ઘરના વ્યવહારોમાં એકબીજા સાથે આપણે આવી રીતે એકબીજામાં આવી રીતે પોતપોતાનો અખંડ કોઈ કશું થવાનું નથી કોઈના શરીરોને બધા જ શરીર જુદા જ રહેવાના છે પરંતુ આ આજ્ઞા નિશ્ચય દ્રષ્ટિએ કરીને આપણી બે આંખો છે તે જે જોવાનું ના જુએ અને ના જોવાનું જુએ દેખાતું જેમ છે તેમ દેખાવું જોઈએ એમ કે જેમ ના છે તેમ દેખાય એવું થઈ જાય એ આંખોનો ધર્મ બહુ પેસી ગયેલા હતા ત્યાં આજ્ઞા કરીને કે વ્યવહાર આખું વિશ્વ સમય જાય બધા પોત પોતાની જગ્યા છે જુદા છે પ્રકૃતિઓ જુદી એ રહેવાની જ છે પરંતુ આપડી નજરોમાં એવું થાય તો શુદ્ધાત્મા દ્રષ્ટિ તો યુનિલેટરલ છે જ ગમે તે સાઈડ નાખો તમે પણ વ્યવહાર દ્રષ્ટિ પણ એવી થઈ શકે છે વ્યવહાર દ્રષ્ટિ એટલે આ વ્યવહાર કરીને વ્યવહાર દ્રષ્ટિએ કરીને આપણી વિશાળતા બધામાં એવી હોય કે બધામાં પછી આપણા શુદ્ધાત્માની શક્તિઓ ખીલે શુદ્ધાત્મા પદ આખું સ્ટેબલ થતું જતું જાય સ્થિર થતું જતું જાય અને આપણે જ આપણે આપણને બધી બહાર બધામાં અનુભવતા જઈએ ચોક્કસ એટલે હું જે છું આપણું શુદ્ધાત્મા સ્વરૂપે અને વ્યવહારથી હું છું જે મન વચનકાયન શરીરે કરીને છે એમાં આ વ્યવહારમાં પણ આટલું બધું દર્શન વિશદ પામે છે દર્શનની વિષાદતા એટલી બધી છે કે સારા વિશ્વના બધી આખી બધા જીવો આપણામાં આપણી દ્રષ્ટિમાં સમય જાય વ્યવહારની આ વ્યવહારની વસ્તી મર્યાદિત છે આમ ખરું જોતા તો પણ કેવળ સ્વરૂપ છે એટલા માટે એ કેવળ દર્શનીએ કરીને બધું સમાય છે એ દ્રષ્ટિમાં કોઈ જગાએ ભેદ નથી લાગતો પછી અભેદતા આવે છે આ કવિરાજે આગળ કહ્યું ને કે ઉઠને શિવણા દેવું જો શક્તિઓ જે કઈ આપણા પાછું કાળજી રાખવાની જરૂર છે દાદા એ કહ્યું કે આત્માની શક્તિઓ આ બોલમાં બહુ વેડ ફઈ જાય છે બોલ શબ્દ બોલ પણ એનો અર્થ એવો નથી કે આપણે મૌંગ કરીએ અને બસ બેસી રહી એવું કશું નથી બોલ એટલે વિતરાગોરી ભાષામાં દાદા ભગવાનની ભાષામાં વાણી સાથેનું મૌન શું થયું વાણી સાથેનું મૌન પણ આ બોલવાના એક્સપ્રેશનમાં બોલી જતી ભાષામાં આપણું છે એકબીજાની સાથે એમાં પણ અને સાથે સાથે અંતર ભાષામાં પણ હોવું એ આગળ આપણે જવાનું છે અંદર એટલે વાણીના લેવલે આપણે અંદર જઈએ તો જ મનના લેવલે આપણે પહોંચી શકીએ ને તો મન જ્ઞાતા જ્ઞ સંબંધ છે છતાં પણ એ જ્ઞાન સ્વરૂપે સમજાવું એટલું સહેલું નથી હમ જ્યાં સુધી દ્રશ્ય જ યથાર્થ પણ એ દ્રશ્ય પણ ના આપણું ખુલ્લું ના થાય આપણી આગળ એ ચક્ષુથી થાય છે બધું અભેદતા એટલે દાદાએ કહ્યું અક્રમ વિજ્ઞાનનો બેઝિક ફાઉન્ડેશન શું છે કે અભેદ દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ અભેદ દ્રષ્ટિ શુદ્ધાત્મા દ્રષ્ટિ સિવાય ક્યાંથી આવી શકશે એટલે વ્યવહારમાં દર્શનિય સ્વરૂપે આવે અને પોતે પોતાના કાયાના સંદર્ભમાં એ જ્ઞાન સ્વરૂપે આવી જાય શું અને લઘુત્તમ ભાવ હમ એટલે દિચખું ખુલવા દો એનો ભાર બધો નીકળતો જવા દો અને એને ખુલવા દો એટલે કે જેમ છે તેમ દેખાય પાછું એને શહેરથી ઊંધું દેખાય કોઈ જગા એ હમ તો કે આ કેવું ભૂલો કરે છે ને કેવો દોષ આવે બધું એ કશું નહીં દેખાય પછી શું બધું નિર્દોષ દેખાશે પણ બોલાય નહીં કારણ કે ઓર સિવાય ગયા દાદાએ જો સ્ટીચિંગ નથી કર્યું કોઈ સર્જરી નથી કરી કશું જ નથી કર્યું હમ અને વ્યવહારમાં તો બધું કરે હા બધા બધી જાતનું આ શરીરને ઠેકાણે રાખવા માટે તો શું શું નથી કરી લોકોએ મોટા મોટા સાધુઓએ કરી છે ખૂબ એક્સરસાઇઝો કરી છે એટલે કાયા માયા કાયાનો મીન ટકડો આ બે શ્વાસથી ચાલ્યા જ કરે છે ત્રિતપણા તપવા દો એટલે મન વાણીને કાયા સ્વરૂપે જે તપાવે એને તપવા દઈએ આપણે સ્વપન ઓગરવા દો એટલે એમાં મારા પણ છે એને અગરવાદો કે છે હજુ મારા પણ ભાગનું બધું બહુ રહેલું છે આપણું એને આપોપું દાદાએ કહ્યું શ્રીમદજીએ દાદાએ પોતા પણ કહ્યું એમાં પરમા સ્વ માનેલું પરમા સ્વ માનેલું હમ સ્વપનને ઓગરવા મમદેહ તિરાડી મટકું છે હમ કરમ વસુ જળ ગળતું છે એટલે આ દેહ છે મન વચન કાયા એટલે માટીનું મટકું ગામડામાં બહુ સુંદર લાવે આજના ફ્રીજો તો શું આપણને ઠંડુ પાણી આપે એના કરતાં સરસ પાણી આપે અને એન્જિનિયરિંગમાં આપણે પાણીને આ ફિલ્ટ્રેશન પ્લાન્ટને બધું કરે છે આવેને એનું ટ્રીટમેન્ટ થઈને આવે છે આપણને એવું અમને એન્જિનિયરિંગમાં શીખવાડવામાં આવતું કે આપણા મટકા છે ને એ મટકામાં જો મૂકી રાખે ભરે તો થાય તે એટલું ઓટોમેટિક ફિલ્ટરેશન તો નીચેનો ભાગ તો એ થઈ જાય છે બધો પણ બહુ ક્લીન વોટર હોય છે એટલે પાણી આરું કહેતા આપણામાં તો પહેલાં બધા મટકા ફર્સ્ટ ક્લાસ મુકા બધા તો મન વચનકા એવું જ છે એના કેટલા રોમ હશે ત્રણ કરોડ સાડા કરોડ કૃપા કે છે અને રોગે રોગે કે છે ત્રણ ત્રણ રોગ છે પાછા રોમે રોમે ત્રણ ત્રણ રોગ છે આ શરીર આખું અને એ બધું ગળતું જ જાય છે ગળતું જ જાય છે પરંતુ એમાં વાલ છે અને આપણું પોતા છે ને એને પકડી નાખીએ છીએ આ ક્યાં જતું રહે છે આટલી બધી પ્રીતિ થઈ લઈને જતું ક્યાં રસતું ગરવા નથી દેતા અને ગરવાની આદત શું થાય એ મટકું કામનું ના લાગે અને તિરાડી છે પાછું તિરાડી હમ કરમ રસુ જળ ગળતું એટલે દાદા આપણું જીવન દર્પણમાં મટકાની વાત તો આવી હતી બધી સમજાય બધી મટકું તિરાડ પડી એટલે નહીં ઈરાબા જાઓ તો ભાદરણ જવાનું અમે એમ ના કહીએ કે અમે અહીંયા રહીશું કે જીવન દર્પણ ખરું કર્યું તમે તો હે તો જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ નથી શાંતિ શબ્દ બહુ મજાનો છે ધર્મ ગમે તેવો હોય આખા વિશ્વમાં એને ભારતમાં પણ આપણે ગમે તેવું હોય પણ શાંતિ થવી જોઈએ એને બધાનો અનુભવ છે આજે બધે બોલી શકાતું નથી કોઈને સહન થતું નથી બોલાય નહીં કેવું કોને પણ ગુરુને તો કહેવાય નહીં કોઈ દાડો <laughs> शांति तो कोई हो बचाए क्लेश छे जग बंदी सूरज ने ढवा दूजवा दो एटो बुद्धिपी सूरज तो ये ढड़वा दो मन चंद्र ने आधीन है एन बधी कलाओं खिलवा दो दर्शन ने खिलवा दो ખીલવા દો અને બુદ્ધિ થતો જતો જાય જયારે પૂતગલની કિંમત ઘટશે ઘટ મુક્તિની તલબ વધશે એટલે આપણે પૂતગલને જે વેલ્યુએશન કિંમત આપી દીધી છે બહુ વેલ્યુ ત્યારે જ એની કિંમત આપણે ડીવેલ્યુ આપણાથી થશે એટલે કે અને પૂછ્યું પેલા હર્ષદેવ શું પૂછ્યું ત્યા બોલ ને જોરશે બોલ જોર નહી ખુદ કોઈ કુછ નહી જાણતા બોલ પણ મારે તો આ છે એટલે વાત છે હે એટલે પૂતગલ કિંમત ઘટશે ઘટ મુક્તિની તલબ વધશે એટલે આ શરીર થી મુક્તિ એટલે કે શરીર મુક્ત પામે ત્યારે સ્વાદ આવશે છતાં પણ છતાં પણ એટલે અસર મુક્તિ તો શરીરની જ થાય છે દાદા એ આપણને શરીરથી મુક્ત કરાવે છે અર્થાત શરીર આપણાથી મુક્ત થયું છે પરંતુ ક્યારે કે આપણે છીએ તે સ્વરૂપ થઈએ તો જ એટલે કે હવે તમને શુદ્ધ આત્મા પહેલું મુક્તિ નથી થતી વ્યવહારની અને અહંકારની મુક્તિ થાય છે અહંકાર થી અહંકાર ને શુદ્ધિ કરતા કરતા એ શુદ્ધ અહંકાર થઈ જાય એટલે પછી એ બંને એકબીજા એ થઈ જાય છે આખું એ માર્ગ છે પણ એ માર્ગ માટે સાધન સરખું જોઈએ મન વચન કાયાનું એ મુખ્ય સાધન છે શરીર ખલું સાધનમ કે છે ને આ તો મુખ્ય સાધન એ છે એટલા માટે પરંતુ આ વાત એટલી સુંદર દાદાએ રજૂ કરી છે જો વૈજ્ઞાનિક ડબે અને આજની ભાષામાં લવાય તો બહુ મજાનું છે આપણે હમ તે આપણા સુધીરભાઈ રાધેશ્યામભાઈ પાઠક સાહેબ બહુ પ્રયત્ન કરી રહ્યા છે અમદાવાદને ગુજરાતના ક્ષેત્રે અને અત્યારે ઘણી પ્રગતિ કરી છે અને આપતા પુત્રોને ખ્યાલ બેસી ગયો છે કવિરાજ કે બહુ સારા સારા સાક્ષરો વિચારકો પછી અધ્યાત્મ રસિયા એવા બધા ઘણી સારી વાત થઈ છે પુસ્તિક બહાર પાડી છે પેલી એટલે એમને એક શ્રેણી બહાર પાડી છે કયું શું છે સંધો સંશોધન કેવું નથી સંશોધન શ્રેણી એટલે કે દાદાની કોઈ વાત મૂકી ના મૂકી એમાંથી એમને આપવામાં આવે છે પછી જોઈને આવે છે ઘણા તો દાદાના પુસ્તકો રાધેશ પહોંચી જાય બધા જોઈને આવ્યા જુએ અને એના પર પોતે પોતાનું લખે ને એટલું સુંદર લખ્યું છે પોઝિટિવ દ્રષ્ટિ ઉપર તો સુમન સાહે બહુ સુંદર એની પુસ્તિકા છે આપણે એવી લેજો ખરેખર એવી લેવા જેવી છે આપણે કવિરાજને પહોંચાડતા જાઓ આપણે સુધીરભાઈ તમારે ત્યાંથી રવાના કરી દેવાનું હમ એમના પિતાજીના ખાસ તો ઓફિસ છે પેલી હમ પિતાજીની ઓફિસ છે નિકાલી બાબત છે એટલે કે સંભાવ નિકાલ કરવાનો છે બુદ્ધિ ગમે તેવું આપણે કરાવે છતાં સંભાવ નિકાલ જ થતા થતા નિશ્ચય પ્રજ્ઞાંકી શુદ્ધિ નો એટલે પ્રજ્ઞા શક્તિ પ્રજ્ઞાંકી શું કહ્યું પણ ક્રિયાક્રિયા કોની છે શું છે એટલું સમજવાનું છે આ પરક્રિયા છે સ્વક્રિયા છે આટલું જ ત્યાં પ્રજ્ઞાશક્તિ અને એની શુદ્ધિ થાય છે જાગૃતિ વધે છે અને પાછું આપણી સમજ ખીલે છે અને એ જ સમજથી પાછા આપણે જાગ્રત રહી શકીએ છીએ અને પાછા એ જાગૃતિ આપણે વધારાની પછી એનાથી થઈને પાછી વધારે સમજ ખીલતી જતી જાય છે એમ શુદ્ધિ થયા હમ જાગૃતિથી સમજ અને વિકસેલી સમજથી વધારે જાગૃતિ વધારે જાગૃતિથી વધારે સમજ એનાથી આમ ચાલ્યા જ કરે તો એક ચીજ નિરંતર ચાલે પ્રાર્થના પોગવા પ્રાર્થના બહુ કરીએ છીએ પરંતુ હૃદય રૂજે તો ને અંદર બધા ઘા બહુ પડેલા છે હૃદયમાં પ્રાર્થના બહુ સુંદર છે પ્રાર્થનાને તો આખા વિશ્વમાં બધાને હૃદયથી માન્ય છે પણ હૃદયથી રહી નથી શકતી એ તકલીફ છે મોટી હૃદયથી રહી નથી બધું કશું ના હોય કશું ના હોય ને ત્યારે ઈશ્વર પ્રભુ આમ બધું કરી દઈએ આપણે કશું જ ના હોય તારે પાઠક સાહેબ અમે બહુ જ વર્ષો પહેલા હૃદય ડાયજેસ્ટમાં ગેસ ચેમ્બર્સમાં જે આખું જર્મનીમાં સંહાર થયો મિલિયન્સ એટલા બધા કે બેસાડી બેસાડીને લઈને નાખી દેતા હતા અંદર ગેસ છોડવા ઝેરી ગ્રેસાવે તેમાં જોયું અને ભંડારિયામાં નાખીને કરે તેમાં પછી એમાં બધો આખો ચિતાર આપ્યો હતો બહુ ડિટેલ્સમાં આપ્યું હતું એને પાંચ સાત દસ પાનાનું હતું પછી એમાં જોયું છેલ્લે એ બાળકો બહેનો લેડીઝ કોઈ પણ હોય છેલ્લે તો ત્યાં ભીત કે ગમતું હોય ને તો કંઈ ગમતું સાધન હોય હો ગોડ યુ આર વિથ મી આટલું લખે કંઈક ખાસ બધું છેલ્લા શ્વાસો નીકળતા પણ આટલું આ પ્રાર્થનાથી ચાલી જતું હતું પણ શું થાય પ્રાર્થના છેવટે તો બધાને માટે એ છે પરંતુ એ ગોડને પકડી ના રાખ્યો હોય ત્યાં સુધી પણ પકડી રાખ્યો હોય તો શું કરીએ આપણે અને આપણે પ્રાર્થના કરીએ એક બાજુ પકડી રાખ્યું અને પ્રાર્થના ચાલે આપશે કાલે સુરેશભાઈ નો સાઉથમાં છે ત્યાંથી એસ એમ એસ આવ્યો હતો કે એક પદ એવું લેજો તમે ગાઓ કરે જો ભાવનમાં બિચારાનું એને ત્યાં સત્સંગ એમને એમ જાય એને ગમતું જ નથી કેટલું કેટલું બધું કરે ત્યારે આ બધી ટેપો બહાર પાડે છે મને કે એક પદ એવું લેજો કે તમે બોલો ને કર્ણ સમજાવે જો થઈ ગયું આજે મેં કુ જ નહીં જાણતા આવે છે નહી કે નિશય પ્રાપ્તિ પહેલાનો પણ શાસ્ત્રો ની ભાષા કેવી રીતે લેવાય ક્રમબદ્ધ પર્યાય આપણા બ્રોકર સાહેબે બહુ વાતો કરી દાદા સાથે એક વાત દાદાજી આજે કાળ અને વ્યવસ્થિત આ બે શબ્દનો જે તમે પ્રયોગ કર્યો છે ને ગઈકાલે ચલાવે છે કે વ્યવસ્થિત વ્યવસ્થિત કારને ચલાવે છે પરંતુ એ તો કન્ફ્યુઝિંગ પ્રશ્ન હતો અમારો કે જેથી વ્યવસ્થિત સમજાય આપણને શું સમજાય કે કાળના ક્રમે કરીને વ્યવસ્થિત ચાલે છે વ્યવસ્થિત શક્તિ એટલે એ આખું વ્યવહાર એની પાસે છે આખો કયો વ્યવહાર તો કે ક્રમબદ્ધ પર્યાય વ્યવહાર પણ એ કોના માટે કોના માટે કે જે અક્રમ વિજ્ઞાન પામ્યા છે એમના માટે છે આ વાત બાકી તો બહાર વ્યવહારમાં સમજાવવું એટલું સહેલું નથી આ સમજાયું ને નહીં તો પોતાની ભાષામાં જ લઈ જાય બધા હમ બનવાનું બનવાનું છે થનારું થનાર છે આ તો થવું આમાં કશું એ બધું જ ચાલેવું હતું એટલે જે વ્યવહારકાર છે આપણે તમે આપણે બધા જે આપણે આપણી રીતે વ્યવહારકારથી વ્યવહારકાર આપણે જલી લીધો તો એનાથી એ વ્યવહારકારથી આપણે જલાઈ ગયેલા અને આપણે જલાઈ ગયેલા એટલે આપણે જઈએ ક્યાં પછી આપણે કોણ હંગરે એક આ શક્તિ એટલી જ છે કોમ્પ્યુટર કમ મોટું વ્યવસ્થા છે આખી આખી બહુ મોટી જબરજસ્ત વ્યવસ્થા છે એ આસપાસ બધે જ ફેલાયેલી આ વ્યવસ્થા એ જ આપણને હંગરે બીજું કોઈ હંગરેવું નથી એટલે ત્યાં જે પહોંચી જવાનું આપણે બધાએ હા આપણે કોઈને એન્ટ્રી પાસ કશું નહોતું આપણી પાસે બધા પહેલાં પહે ગયા બધા આવી અંદર હંગરાયું તો ખાલી તો થવું જોઈએ ને કારણ કે એ તો પ્રોસેસ છે આખો વ્યવહારમાં આવી ગયો ને આખો તે ત્યારથી જ ચાલુ થઈ જાય છે અને વ્યવહારમાં ક્યારે આવે કે એ સર્વપ્રથમ આ માનવ વ્યવહારમાં આવે સર્વપ્રથમ હા બિગિનિંગમાં ઋષભે દાદા ના જાણવું ને જંગલોમાંથી બહાર લાઈ લાઈન માણસ બનાવેલા છે એમને કેટલા બધા પોતે પોતાને એમ થાય છોકરા ખાઈ જાય આવું બધું હતું બહુ વસ્તુ બહુ ખર એ તો આપણને ચિતાર શાસ્ત્રોમાં એટલો બધો ના વર્ણવે ગભરી જાય લોકો બધા જ બહુ એ છે એટલે ત્યાં એમાંથી એ આખું છે એટલે વ્યવસ્થિત શક્તિ આ રીતે આપણા બધા જ જે જલઈ પડેલા બધું ભરેલું હતું એ ખાલી એના માટે થાય છે એના મારફતે અને ખાલી કરના માટે એજન્સી હોય ઘટ હોવી ઘટે એજન્સી શું છે તો કે મધર નેચર કુદરત કુદરત કુદરત સમજાયું ને પોતે જ પોતામાં રમણમાન છે એટલે સહજ સ્વરૂપ છે કુદરત એટલે આપણને જેવું આપણે ભરી લે છે એ પ્રમાણે આપણે ખાલી કરાવાય બીજું કશું જ નહીં શું જેવું એમાં કશું એક પરમાણુ આમ તેમ ના હોય પાછું જેવી રીતે હોય તેવી રીતે પણ એકબીજાની જોડે વ્યવહારથી સંલગ્ન હોય જ હા પાછું વ્યવહારથી સંલગ્ન એટલે કહ્યું ને પતિ પત્નીનો વ્યવહાર બા દાદાએ આપ્યો બધો એ બહુ મોટા મોટો વ્યવહાર છે નજીક અને એનાથી બધો વિસ્તાર છે આખો સમજાયું ને એટલે કાળ તત્વ બહુ મુખ્ય છે અને એ સમજવા માટે છે ખારી અને જેમ જેમ આ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા આપણને અંદરથી સમજમાં આવતી જતી જાય અંદર સ્થિર થતા જતા જઈએ આપણે તેમ તેમ આપણે બુદ્ધિ અને એની અસરોમાંથી આપણે મુક્ત થતા જઈએ અસરોમાંથી હા એટલે બુદ્ધિ કે જતી નથી રહેતી એ તો આ શરીરને સંલગ્ન છે જ પરંતુ એ બીજું કશું જ નથી પણ પ્રકાશ છે એટલે બુદ્ધિ જ્યારે ચાલક બળ છે બધા માટે એ તો આખા વિશ્વ માટે છે અને એ જ મુખ્ય બળ છે ખરી તો એનાથી જ વિકાસ થાય ત્યાં સિવાય ના થાય દાદાએ કહ્યું છે તમે તમારી બુદ્ધિથી પહેલાં અમને ચકાસજો ને પછી તમે એક્સેપ્ટ કરજો એમ એમ નથી કહેતા એ ખ્યાલ આવો એટલે બુદ્ધિ પ્રકાશ જ છે બીજું કશું જ નથી પણ એ અગ્ન પ્રકાશ છે કે જે પ્રકાશ છે ત્યાં પ્રકાશ ન માનતા જ્યાં પ્રકાશ નથી એને પ્રકાશ માન્યો એવી સ્થિતિ એ પ્રકાશ થયેલા પરમાણુ છે જનભાઈ બધું એ આખા કામ કરી રહ્યા છે સમજાયું પાવર એ પ્રકાશ આખો બીજું કશું જ નથી આ શરીરમાં પરંતુ એ પ્રકાશ આખો બંધારણ થયેલો એવો છે કે આખા જીવન દરમિયાન કામ કરે છે બેટરી જેવી રીતે કામ કરે ને આપણે એનાથી આપણે આ એ પ્રકાશથી પ્રકાશિત થયેલા બુદ્ધિએ કરીને એવી રીતે આપણું સંચાલન ચાલે છે એટલે બુદ્ધિમાં વિકાસ બહુ સુંદર હોય છે ને હમ એટલી રીતે એને છેવટ છેક છેલ્લે સુધી સમ્યક બુદ્ધિથી જઈ શકે છે અને કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું એવી રીતે એ પ્રાગ શક્તિ કહે છે સ્થિત પ્રજ્ઞા દશા કહી એટલે બુદ્ધિએ સ્થિર સ્થિર બુદ્ધિ શું કહ્યું સ્થિર બુદ્ધિ પણ ગવા તેવા પ્રસંગો જીવનના ભયંકર પ્રસંગો આવે છતાં પણ એની બુદ્ધિની સ્થિરતા હોય અને સ્થિરતા કરીશ્કેલીયા થઈ જાય બધા ચાલો આરતી નો સમય થયો છે આરતી નો સમય થયો છે તૈયારી કરજો તે દરમિયાન નાના નાના એક બે વ્યવહાર છે કરી લઈએ જે સે સૂથ અમેરિકા એમના તરફથી આ જે સંદેશો આવ્યો છે ખાલી સાર કહી દઉં છું કે આ દિવસે જ્ઞાનલબ્ધિ પર્વે જે સે મહાત્મા અને બધા જ જ્ઞાની પુરુષને પ્રણામ કરે છે અને એમની ખાસ ભાવના છે કે એકાવન વર્ષ પહેલાં દાદાજીએ કનુદાદાજી પર જે આશીર્વાદ વરસાવ્યા અને એમની જે શુદ્ધાત્મદશા થઈ એવાજ જ અમારી સૌની પર આશીર્વાદ વરસાવજો અને હે દાદા ભગવાન આપનો સ્વભાવ તે જ અમારો સ્વભાવ રહો આપનું જ્ઞાન દર્શન ચારિત્રને સુખ તે જ અમારું જ્ઞાન દર્શન ચારિત્રને સુખ રહો પ્રાર્થના કરે છે અને ખાસ વિનંતી કરે છે કે અમારા જે નાના યુથ છે જુનિયર યુથ્સ એ બધાને પણ આનો સુંદર લાભ મળે એવી મળતો રહેવી કૃપા કરજો અને પછી એક જુનિયરની પ્રાર્થના છે પણ એનો એક નાનો જ ખાલી એક જ વાક્યનો ભાગ કહું કોઈ આપતા પુત્રોએ બધાને પૂછ્યું કે ભાઈ આપતો ગોલ શું હોવો જોઈએ આપતો મહાત્માને પૂછે છે બધા મહાત્મા જુદા જુદા જવાબ આપે છે અને જુનિયર યુથે એવો જવાબ આપ્યો કે આપતો ગોલ દાદા થવાનો હોવો જોઈએ જય સચિદાનંદ જય હરીશભાઈ જય સચિદાનંદ હવે કાર્યક્રમ સિમંદ સ્વામી પ્રભુની આરતી અને દાદા ભગવાનની આરતી ત્યારબાદ પ્રસંગની પૂર્ણહુતિ મહાપ્રસાદ સાથે આ અઠવાડિયાનો વડોદરાનો કાર્યક્રમ આ મુજબ છે બુધવારનો બહેનોનો રેગ્યુલર સત્સંગ બાબુકાકાના હોલમાં ત્રણથી પાંચ ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ અને સત્સંગ પોણા છથી પોણા એ પણ બાબુકાકાના હોલમાં રહેશે અને ગુરુવારે આપનો સત્સંગ રાખો રાખજો આવશે બાબુકા ગુરુવારે બાબુકા દાદાજી નો સાંજનો રાખેલો છે પોણા છ થી પોણા કીર્તન ભક્તિ લઈએ અને ગુરુવારે દાદાજી નો સત્સંગ તથા સ્વરૂપ કીર્તન ભક્તિ બાબુકાકાના હોલમાં રહેશે પોણા છ થી પોણા આઠ અને ગુરુવારે સુ ચૌદશ નિમિત્તે દાદા આલય ખાતે પ્રાતવિધ નિમિત્તે પ્રાતવિધિ કેન્દ્રમાં ચાલુ કર્યો છે સમજાવવા પ્રાતવિધિ અઠવાડિયામાં સમજાવવા ને દર શનિવાર બધા જ્યાં ત્યાં કરવું કરી શકો છો વડોદરાના મહાત્માઓ જુદા જુદા મહાત્માઓને ઘરે જે અગાઉથી અગાઉથી જાહેર કરવા ભાવના વ્યક્ત કરી પ્રમાણે જાહેર કરવામાં આવે છે એ દાદાજીના સ્વાસ્થ્યની પ્રાર્થના અને દોઢ કલાક થાય છે દાદાજી પાંચ વર્ષ આમ તો દાદાજી પંદર વર્ષથી આપણે ફક્ત પયુષણ પરવા માં રાખતા હતા ડેલી પણ પાંચ વર્ષથી અઠવાડિયામાં એક વખત કરવો કરી શકીએ છીએ આપણે સમજાવે મુંબઈ કરી શકાય છે પણ એ દરેક જુદે જેને ભાવ એ ઘરે જઈ શકાય તો જેવું દરેક એ પ્રમાણે અને દાદાજી શું એવું નથી કે એક જ જગ્યાએ એક જ ઘરે કરવું ત્રણ જગા હોય કારણ કે આવતા શનિ રવિ સ્વરૂપ કિર્તન ભક્તિ સિંગોદ મુકામે છે તો વડોદરા તરફથી બસ કરવામાં આવી છે એક બસ ફૂલ થઈ ગઈ છે બીજા બસ ના વેઇટિંગ નામ જેને કોઈ પણ મહાત્મા ભાવ હોય તો ત્રણસો રૂપિયા આપીને જ્યોતિલા માસીને લખાવી દેવા વિનંતી શનિવારે સવારના સાડા પાંચ વાગે મેન્ટલ હોસ્પિટલ પાસેથી બસ રવાના થશે અને આપણે સુરત મંદિરના દર્શન અને સિંગોદ કીર્તન ભક્તિ પતાવીને રવિવારે સાંજના આઠેક વાગ્યા સુધી પાછું આવવામાં આવશે અને બીજો મોટો કાર્યક્રમ મહાશિવરાત્રી નિમિત્તે સત્યાવીસમી તારીખે ગુરુવારના રોજ સવારના સાડા નવથી સાડા પૂજ્યા દાદાજી તથા આપતા પુત્રનો સત્સંગ મહાશિવરાત્રી નિમિત્તે કેલનપુરી ખાતે રાખવામાં આવ્યો છે જય સચિદાનંદપુરવાળા મહાત્મા લખીભાઈ અને જયરામભાઈના માતુશ્રી રૂકમણીબેન એમને આજે દેહવી સવારે થયો છે બધા મહાત્માઓ દિલથી એમના શુદ્ધ આત્માને યાદ કરી અને પ્રાર્થના કરી લેજો ભાગ સુંદર ઉપયોગ પૂર્વક ભાવ આરતી કરીશું લાખો વર્ષે અક્રમ અવતાર રાખો વર્ષે અક્રમ અવતા કરતા ગાણી ચાહે શું કરતા ગાની ગત ઉદયત્રિકાર નિશ્ચિત જ ગત ઉદયત્રિકાર નિશ્ચિત શાંતિ શાંતિ શાંતિ ઓ શાંતિ શાંતિ શાંતિ ઓમ શાંતિ શાંતિ ઓમ શાંતિ શાંતિ શાંતિ પ્રત્યક્ષ દાદા ક્ષેત્ર માંગવાન શ્રી સુમંદર સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું જય સિંહ મંદર સ્વામી પ્રભુતિ રતા સિમંદર સ્વામી નાદા ભગવન પર પા પ્રવર્તમાન પ્રવર્તમાનવાન ને સર્વજ્ઞાદા ભગવાન ને નિશ્ચય નિર્ણય થી નિશ્ચય નિર્ણય થી ભેદ ભાવે અભેદ ભાવે અનન્ય ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું અનન્ય ભક્તિ પૂર્વક નમસ્કાર જગ કલ્યાણ દાદાની કલ્યાણ ભાવ વાવે દાદા કલ્યાણ વાવ વાવેર્થંકર પદ પામી કરો દમસ્ો દમસ્ોર કરો ગાજી પોલીમા કોઈ પણ મહાત્મા ને પસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્મા પરિસર આવે ત્યારે મોકલેખું મોક્ષ દાન સારું દાન ખાસું મળમા સામ અમૃતમૂર્તમો શની જ્ઞાન ભક્તિ પ્રાણું અસુતમૂર્તમો શની તંદુરાસ્ત પાસિદ્ધ મંદિરની તંદુરસ્તિ અસિદ મંદિરની તંદુરસ્ત પ્રાણો Asita Mandirani Tandurashtitrartu Asita Mandirani Tandurashtitrartu Da Da Da Da Burtanathartu Da Da Da Burtanathartu Da Da Da Da Burtanathartu महात्मा एक जरा खास सूचना आज व्यवस्था पार्टे जरा बदाज नी एंट्री भाईओ तरफ थी ज रह એટલે બહેનોની એન્ટ્રી પણ ભાઈઓ તરફથી જ રહેશે એ જરા ખાસ ધ્યાન રાખજો અને એક નાની સૂચના બાવીસ ત્રેવીસ ના યુથ સેમિનારમાં જે બધા પાર્ટિસિપેટ કરવાના છે જમીન આપણે બે વાગ્યે દસ પંદર મિનિટ મળી લઈએ ઉપર કોન્ફરન્સ હોલમાં જય સચિલા યુથ માટે ખાસ સૂચના હતી તબર આ દુનિયા મહત્મા ડી નંબર कविराज और दादा भगवान ने डीवी नंबर एक थी चार खरेखर बहुत सरस से जमने त्या सीढ़ी प्लेयर हो ये लोग लई लैजो बार काउंटर पर डीवी नंबर एक थी चार